સજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ આજે આજે તારીખ આઠ બે બે હજાર છવ્વીસ રવિવાર આપણે ગઈ વખતે ચોથી તારીખ બુધવારે હતું ને ગયું પ્રવચન સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના શ્રીજી મહારાજના જે સ્થાપેલા જે છે એના ઉપર આપણે થોડી વાતો કરી એમાં મૂળ વાત તો એ છે કે સંપ્રદાયના જે શાસ્ત્રો છે એમાં જયારે કાંઈ ભેળસેળ થાય છે કે અર્થ જુદા ફેરવીને કરાય છે ત્યારે જુદા પંથ ઉભા થાય છે ત્યારે મૂળ સંપ્રદાયના જે કઈ સંતો ભક્તો છે એમને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો સાચવવા એ બહુ મોટી જવાબદારી છે અને એના માટે સંપ્રદાયના જે મૂળ શાસ્ત્રો છે નંદ સંતોનું સાહિત્ય છે એ બધાને સાચવવું જરૂરી છે અને હશે તો જ સંપ્રદાયના સિદ્ધાંતો બચશે અને એનો અભ્યાસ પણ કરવો જરૂરી છે અભ્યાસ વગર શું થાય શાસ્ત્રો તો હોય આપણે જે સંસ્થાઓ એટલે કે જે પંથ જુદા પડ્યા તો એમાં બાપાશ્રીને નામે એટલે અબજી બાપાશ્રીને નામે ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચનામા રહસ્ય પ્રદીપીટકા એ જે તૈયાર કર્યો ગ્રંથ એમાં એમણે જે સિદ્ધાંત નાખ્યો અને આપણે પહેલાંય કહ્યું છે કે અક્ષર પુરુષોત્તમ જે મત છે પંથ છે એના વિરોધમાં એમણે આ ઉભો કર્યો છે તો પ્રથમ એક કર્યું ને કે અક્ષર બ્રહ્મ જે ચોથો ભેદ છે એ અક્ષરધામ છે શિવજી મહારાજનું એને ફેરવીને મૂર્તિનું એટલે કે શિવજી મૂર્તિનું તે એને ધામ ફેરવ્યું પછી આપણે જે અટક્યા હતા એટલે કે જાત આપણે છોડી તી ગયા પ્રવચનમાં એ હતી કે પ્રથમના ચોસઠમાં વચન અમૃતમાં જ શરીર શરીરીનો ભાવ સંબંધ એમાં એટલી બધી એમણે જે ફેરવી નાખ્યું અને એ તો એવું તત્વજ્ઞાન તત્વજ્ઞાન તો શું કહેવાય એવું ગોઠવણી કરી કે જે સંપ્રદાયનું વિરુદ્ધ અત્યંત કોઈ શાસ્ત્રોમાં ફિટ ન થાય એવું તો મૂર્તિનું તેજ એ અક્ષરધામ છે એમ એમણે ગોઠ્યું ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાશ્રીના નામે પણ ક્યાંય ફિટ થતું નથી વચનામૃતમાં અને આપણે જોયું કે પ્રથમના ચોસઠમાં વચનામૃતમાં આપણે જે શરીર શરીર શરીર ભાવ હવે તમે સમજો કે આ શરીર કહેવાય આત્માને શરી કહેવાય અંદર રહીને જે કાર્ય કરે છે દેહ પાસે જે કાર્ય કરાવે છે એને શરીરી કહેવાય જેને લીધે શરીર ટક્યું છે એને શરીરી કહેવાય અને આને શરીર કહેવાય બંને જુદા હોય તો જે સંબંધ સ્થાપિત થાય તો આ આપણું જે શરીર છે એના શરીર કોણ છે આપણું આત્માના પણ શરીર છે એ કોણ ભગવાન અંતરિયામી બેઠા છે એટલે આત્મા એમના માટે શરીર છે પરમાત્માને માટે અને પરમાત્મા છે એ ભગવાન છે એ શરીર છે જેને લીધે આ જે આત્મા છે જીવ છે એ બધું કરી શકે છે એ અંતરયામીની શક્તિ વગર કોટી બ્રહ્માંડમાં જે કોઈ દેવો ઈશ્વરો છે કંઈક કરી શકે નહીં આપણે જ વાત કરો તો આપણે અત્યારે કોઈને સ્વપ્નમાં જવું જવાય છે કે મારે સુંદર મજાનું સ્વપ્ન જોઈ લેવું છે ઊંઘમાં જવું તો જવાય છે ઊંઘમાંથી આપણે ઉઠી નથી શકતા આપણી મેળે અને આપણી મેળે સ્વપ્નમાં પણ જઈ શકતા નથી એ જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુસુપ્ત અવસ્થા સુસુપ્ત માંથી અવસ્થા એ લાવનાર અંતર્યામી પરમાત્મા બેઠા છે એના વગર આપણે કઈ ન કરી શકીએ કોઈ જીવ કરી શકીએ સીધું છે આપણે જવાય સ્વપ્ન અવસ્થામાં એ અંતર્યામી આપણને ભોગવા આવે અવસ્થાઓ તો એ જે અંતર્યામી છે એ શરીરી કહેવાય અને આપણો જીવ એ શરીર કહેવાય ક્યારેક કહેવાય કે બંને જુદા તત્વ છે અને એ આપણો વિશિષ્ટ અદ્વૈતમ સિદ્ધાંત છે આત્મા અને અક્ષર કઈ રીતે ભગવાનના શરીર છે હવે ઈશ્વરચરણદાસજી સ્વામી પ્રતિપાટિકામાં બાપા શ્રીના નામે એટલી બધી ગરબડ કરી કે ભગવાનની એટલે શ્રીજી મહારાજની મૂર્તિ ને તેજ એને શરીર શરીર સંબંધ સ્થાય જે કોઈ રીતે શક્ય જ નથી તેજ ને શરીર કેવું અને મૂર્તિમાન પ્રભુ છે એને એના શરીર કેવા જેવું નથી હવે એ આપણે સમજી લીધું પણ એવું એ જ વચનામૃત માં પ્રથમ નું ચોસઠલું જે છે ને એમાં એ જ વચનાર્મ પ્રભુ તમે બાપાશ્રી જે કોઈ અનુયાયી હોય એમણે હું એના માવતર ભાવથી વંદન કરું છું પણ સ્વસ્થ થઈ આ બધું તમારી ટીકા કરવા નથી બેઠો સાચું સમજાવવા બેઠો છું મૂળ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સમજાવવા બેઠો છું એટલે તમને બાપાશ્રીમાં અનન્ય ભાવ હોય એની મારી ના નથી મને ભાવ છે પણ એના નામે જ ઊભું થયું છે એની આ બધી વાતો છે તો બીજો એક આમાં સંબંધ છે આ પ્રથમના ચોસઠમાં અને એ છે દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક સમજણ આ શરીર છે દ્રશ્ય કહેવાય એને જોનારો કોણ છે આત્મા છે દ્રષ્ટા કહેવાય એ જોવે છે એ ન હોય તો શરીર શું જોવાનું આંખ દેખે છે આપણે કહીએ છીએ પણ આત્મા જોવે છે એને બેઠો છે જોનારો છે એને દ્રષ્ટા કહેવાય જે જોવામાં આવે છે આજે તો એ સંબંધ એમણે શ્રીજી મહારાજની મૂર્તિ ને મૂર્તિનો તેજ એમાં એમણે ફિટ કર્યો ઈશ્વચ તો મૂર્તિ મૂર્તિનું તેજ જુદું નથી તો દ્રષ્ટા ને દ્રશ્ય એ સમજ ત્યાં થાય નહીં પણ એમણે એવું કહ્યું પ્રભુ આ બધી રમતની કુકરીઓ છે એમ કહો એક આ પ્રકારનું એડવોકેશન છે આર્ગ્યુમેન્ટ છે બીજે નથિંગ ઓલ તો એમણે શું કહી નાખ્યું પેલા કે આમાં જે કયું હોય તે એ તો બધું પરોક્ષ વાતો છે શ્રીજી મહારાજ સિદ્ધાંત શું છે તેમણે કેવું કીધું કે જે મૂળ અક્ષરાધિક જે કે બધા છે એમને પોત પોતાનું જે તેજ છે એ એનું દ્રશ્ય છે અને પોતે મૂર્તિમાન છે એ એના દ્રષ્ટા છે એવી રીતે શ્રીજી મહારાજ તેજ છે તે મૂર્તિમાન શ્રીજી મહારાજનું દ્રશ્ય છે અને શ્રીજી મહારાજ દ્રષ્ટા છે બે ભિન્ન તત્વ હોય એને દ્રશ્ય કહેવાય આત્મા છે ને શરીરને પ્રકાશ કરે છે ઇન્દ્રિયોને પ્રકાશ કરે છે તો મૂર્તિ મૂર્તિનું તે કોણ પ્રકાશ કરે છે અભિન્ન તત્વ છે છતાં એમણે જે નોખું પાડ્યું છે ને પ્રભુ એ મધ્યના ત્રીજા વચ્ચેના અમૃતનો ઉપયોગ કર્યો અહિયા શ્રીજી મહારાજ એમ કહે છે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે આમાં છે શબ્દ એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે હવે એમણે તો બ્રહ્મ અક્ષરધામ મૂર્તિના તેજને ગોઠ્યું છે એટલે એમને તો અફાવી ગયું સમજાય છે ને વાત એ જે બ્રહ્મ છે એ મૂર્તિનું તેજ છે કારણ કે એના મૂર્તિના તેજ ને વચનામત માં સચિદાનંદો છે નોખા છે એટલે અમે કહે છે કે મૂર્તિનું તેજ અને મૂર્તિમાં અને નોખા છે એટલે દ્રશ્ય અને દ્રષ્ટાનો ભાવ સંબંધ થાય વાત તો ખોટી નથી પણ દાદુ સંપૂર્ણ ખોટી છે આ મધ્યના ત્રીજા વચનામાં વેદાંતીઓની જે વાત છે શાંકર વેદાંતિયો એક વિચારધારાઓ હોય એ કહે છે કે બ્રહ્મ છે એ જ ચવીને જીવ ઈશ્વરુપે થાય છે તો એક જ બ્રહ્મ જે વૈષ્ણવાચાર્ય નો સિદ્ધાંત નથી જીવ જીવ છે બ્રહ્મ બ્રહ્મ છે જીવ જીવ છે ત્યાં મહારાજ કે છે એ સમજાવે છે એ બ્રહ્મ જી ચવીને જીવ ઈશ્વરુપે થયું એમ નથી પણ સર્વમાં બ્રહ રહ્યું છે એટલે એ બ્ર થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે હજી તમને આમાં કઈ ટપો પડે એવું મને લાગતું નથી પણ ભક્ત ચિંતામણીના સત્યોતેરમાં પ્રકરણમાં વેદાંત આવ્યો છે તો સમજાવો ત્યારે એમણે એમ કહ્યું કે જીવ છે એને પરમેશ્વર અંશ તો કેમ કેવાય એને તો અક્ષર અંશ કહેવાય મહારાજ કે અક્ષર નો અર્થ તો કરો એમાંથી ખૈરો તો અક્ષર નો તો એક અક્ષર બ્રહ્મ એ જે વિચારધારા કે જેવરૂપે થાય છે એનું અહીંયા મારા ખંડન કરે છે અક્ષર બ્રહ્મ તત્વની જે પરબ્રમથી મોખું છે એ જે વેદાંતમાં વિચારધારા છે કે અક્ષર બ્રહ્મ ચવીને જીવ સ્વરૂપે થાય છે એનું આ મારા રચનાત્મા ખંડન કરે છે એટલે એ અક્ષર બ્રહ્મથી જેને આપણે અક્ષરધામ કહે છે એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ જુદા છે પણ એમ તો કોઈ માને નહીં પણ પાછળના વાક્યો વાંચો એટલે મનાઈ જાય કારણ ક્લચ છે ધીસ ઇઝ અ સ્ટ્રોંગ ક્લચ આ જો કે છે મારા અક્ષરબ્રમ ની જ વાત ચાલે છે એનું ખંડન કર્યું છે કે બધા જીવરૂપે નથી થયું એમ કહીને પછી કહ્યું કે એ જે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એનાથી પરબ્રહ્મ નો તમે શું જોઈ રહ્યા છો એમ કહ્યું પછી એમ કહ્યું એ બ્રહ્મ થકી મૂર્તિના તેજ રૂપી નથી એ બ્રહ્મ થકી અક્ષર બ્રહ્મ થકી જેને આપણે ધામ કહીએ છીએ અક્ષરધામ એ બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે પછી ના એક વાક્ય મહત્વના છે અને એ બ્રહ્મના પણ કારણ છે पुरुषोत्तम नारायण एना आधार है एक एक शब्द को देखिए ब्रह्मण आधार ने प्रेरक है एम समझी पोता जीवात्मा ब्रह्म संगा थे एकता पर ब्रह्मनी स्वामी सेवक भाव उपासना करनी एवी रीते समझे तरह ब्रह्म ज्ञान है पर पद पायमा निर्विघ्न मार्ग है એક મહત્વનો શબ્દ પ્રેરક છે પરબ્રહ્મ પ્રેરક છે પ્રેરક શું કે જે પ્રેરણા કરનાર છે આપણો આત્મા છે એ પ્રેરક છે એ ઇન્દ્રિયોને પ્રેરણા કરે છે પ્રકાશ કરે છે પ્રેરણા કરે છે ત્યારે બુદ્ધિ કામ કરે છે ત્યારે મન કામ કરે છે ત્યારે આત્મા છે દસ એને પ્રેર્ય કહેવાય કે જેમાં પ્રેરણા કરવામાં આવે છે અંદર વ્યાપીને અંતરયામી થઈને પ્રકાશીને એને પ્રેરણા કરે છે તો પુરુષોત્તમ નારાયણ બ્રહ્મના પ્રેરક છે અલગ તત્વ જોઈએ એ તો સમજાવી અલગ તત્વ જોઈએ તમે કોઈને શું કે છે ને આવું અમારે આપણે બધી શિબિરો ચાલતી હોય છે મોટીવેશન કોણ કોને મોટિવ કરશે સામે જોઈએ ખરો ને માટે મૂર્તિ મૂર્તિના તેજ પ્રેરણા કરે છે એમ ન કહી શકાય પ્રેરક છે ભગવાન પોતાના તેજના એ અશક્ય વસ્તુ છે ભિન્ન નથી એટલે આ અક્ષરબ્રમની વાત ચાલે છે પ્રેર્ય પ્રેરક વાત વધારે જે કોઈ થોડુંક શાસ્ત્ર જાણતું એને ખબર પડી જાય પ્રેર્ય પ્રેરક ભાવ મૂર્તિ ને મૂર્તિના આવે એટલે તમે જે ગોદો મારીના તેજ ને લઈને કહો છો કે નોખા ક્યાં છે એ સાવ છેતરપિંડી છે અને આ નથી જાણતા એવું નથી હોત તમને કદાચ હું વચ્ચે કહી દઉં મારી ઈચ્છા ક્યારેક છેલ્લે કેવાની હતી પેલા કહી દઉ તમને બાપાશ્રીને માનનારા એમ જ થાય કે બાપાશ્રીની સાથે રહીને સમજીને કરી છે એટલે સમજીને કોઈ કારણ ભગવાન નથી રોપતો સમજીને કોઈ કઈ કરે ભગવાને રોકતો નથી કરો આખી મેજરા ચાકરી વૈશો ઉકા દેત સમજીને ભૂલ કરી જાણે છે મારો સિદ્ધાંત ખોટો છે એટલે આ પ્રેરક શબ્દીને ટીકામાં આઈડ્યા જ નથી કેવું જોઈએ ને કે મેરામ ન છે તો કઈ જો પ્રેરણ પ્રેરક છે શબ્દ ને હજી કઈ રીતે ગુલ્લી મારે છે એ તમને બતાવ આ પ્રથમ નું ચોસઠમ આ એમની જ હું એમના જ વચરા પ્રથમથી વાંચું છું એટલે એમ ન લાગે કે આપણા માંથી વાંચીએ છીએ હું એ રીતે પાકું કરું છું આ એમની જ વચનામતી ટીકાઓમાંથી જ વાંચીને જ વાત કરું છું પ્રેરક નહીં ખોલો હું વાંચું છું ખોલો વડતાલ અમદાવાદ રાજકોટ ગુરુકુલ કે કુંડલ કોઈ પણ પ્રથમ નું નીચેથી ચાર પાંચ લીટી ઉપર આવી જાઓ એમની જ પ્રતિમાથી વાંચું છું બાપાશ્રીના નામે જે બનાવેલી છે એ અને એમાં તમે જોવો જાણે છે એટલે એને શું કર્યું છે એને ખબર છે પ્રેર પ્રેરક સમાન મૂર્તિના મૂર્તિના તેજ એને ઘટે એટલે એમણે કું ગુલ્લી કરી છે શું ચીટિંગ કર્યું છે તમે મને પકડજો સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહીત છે ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય બે દ્રષ્ટા છે એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણ અર્થે કૃપા કરીને પૃથ્વીની વિશે મનુષ્ય જેવા જણાય છે વચ્ચેથી નીકળી ગયું એ જ મહત્વની છે એ તમે વાંચો મૂળમાં શું છે મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય બે દ્રશ્ય છે દ્રષ્ટા છે મૂર્તિમાન થતા પણ દ્રષ્ટા ને દ્રશ્ય બે દ્રષ્ટા છે આમાં નથી હવે આપણે આ સંભળાવીએ છીએ લોકોને કે આમ જુઓ આ કેટલું કાઢી નાખ્યું અને એ આત્મા ને સર્વેના પ્રેરક છે જો શબ્દ આવ્યો ને સર્વ ને સ્વતંત્ર છે નિયમતા છે પર છે આ જો પ્રેરક ખબર છે એટલે આખી પ્રેરક સહિતની લાઈન કાઢી નાખી તમે એમ માનો છો કે આ નથી ખબર ખોટું કરી રહ્યો છે નથી ખબર આ લાઈન કાઢવી શું કામ પડે એને ખબર છે કે મૂર્તિના મૂર્તિના તેજને પ્રેરક પ્રેરક ન થાય આખી લાઈન કાઢ ના આ પકડાય છે આપણે નથી કરતા એને કર્યું એ આપણે કહીએ છીએ અને કોઈની દુખથી નમે નહીં પણ હકીકત છે એ છે આ હું કઈ થોડું બોલો શ્રીજી મહારાજ નું લખેલું છે તમને વંચાવું છું આપડે મારા ઘરનું તલાવ નથી તમે શ્રીજી મહારાજ સાંભળો કે શું કે શબ્દો થી દ્રશ્ય ને દ્રષ્ટાનો સમજ સ્થાપિત થાય પછી એક એક વાત કરે છે પ્રભુ આમાં એમની ટીકામાં બાપાશ્રીને નામે થયેલી હું વારે વારે બાપાશ્રી નામે બોલું છું કારણ કે બાપા હું સંપૂર્ણપણે વિશ્વસ્થ છું વિશ્વાસ ધરાવું છું કે બાપાએ એવું કહ્યું નથી બાપાએ એવું કર્યું નથી આ એને નામે કરવામાં આવ્યું છે બાપા બાપા છે એના ઉપાસકો માનનારા જાણતા છે ને હું એટલો જ બાપાને જાણું છું એમ તમે ભૂલ નહીં હું જાણું છું હા બાપા બાપા છે છે આ વાત કમાય છેલ્લી લાઈને જતા રહ્યો આ વાર્તા તો જેને એવા ભગવાન સ્વરૂપમાં સ્થિતિ હોય તે થકી જ કમાય છેલ્લે થોડો ફેરફાર છે ફેરફાર છે ને ભલે પણ સ્થિતિ પમાય છે એ થકી એ તો છે એ તો છે ને એનું આમાં શું કહે છે વિશ્લેષણમાં કે આજે વાત કરી જેને એવી સ્થિતિ થઈ હોય એ થકી જ નહીં સીસમ પુરી જ મારી દીધું અને એને માનનારા હોય તેમાં જ કે બરાબર છે ક્યાંય તો અનાદિ મુક્ત ને મળો તો જ તમને આ સમજાય કે કઈ રીતે મૂર્તિનું તેજ અને મૂર્તિ એ ફેરફાર કરી નાખ્યો છે ત્યાં એમ લખે છે આ અને આ વાર્તા તો જેને એવા ભગવાન સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ કમાય છે પણ એવું નથી મૂળમાં શું છે आता तो जैसे भगवान स्वरूप सदा दिव्य साकार उपासनाष्ठा थी हो पे बीजा थकी तो पती आता अति दृढ़ शेनात ने कई वर्ता आता तो जेने ये भगवान स्वरूप सदा दिव्य साकारपणा निष्ठा थी हो पाई મૂળ વડતાલ અમદાવાદ રાજકોટ કુંડળ બધાની પ્રતિમા આ વાર્તા તો જેને એ ભગવાન ના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણાની ઉપાસના દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકીશ પ્રમાણે સાકાર ઉપાસના વાત કે નિરાકાર થાય ભજે છે તો લીન થઈ જાય છે બ્રહ્મ અને પેલો સાધર્મ્ય પામીને ભગવાનની નિરંતર સેવામાં રહે છે મહારાજની પ્રત્યક્ષ દેખીને કહી છે પણ આ વાત કોને સમજાય કે જેની આવી સાકારપણાની ભક્તિની નિષ્ઠા થઈ હોય ભગવાનમાં એના થકીફોમાં એ વાતને આમણે આમાં થોઠાડી દીધી કે આ અમે જે શરીર સમિતિનો વાત કર્યો દ્રશ્ય દ્રષ્ટાની વાત કરી એ વાત તો કોના થકી પણ જેને આ વાતની સ્થિતિ થઈ હોય આખું ઊંધું પાડી દીધું ને હવે આપણે એમ કહીએ કે આ અમારી અસલ પ્રથ છે બાપા શિવાળા એ ક્યાંનો ન્યાય દેખ્યો સાહેબ આ મણિન પ્રકાશિત કિશ્વરચંદ્ર દાસજી નું જીવન બીજેથી જે પ્રકાશિત થયા છે એમાં મે વાંચ્યું છે વાતો જ છે એટલે એમ માનશો નહીં કે ઉપર ઠાલવી દેવાનું બાપાશ્રીને માનનારા બધા સમજી લે કે ઈશ્વર સ્વામીમાં જે લખાયું છે જીવનચરિત્રમાં જ્યાં જ્યાં એ પણ મેં વાંચ્યું છે તો આ પ્રત કઈ રીતે તૈયાર થઈ હું તો એમ કેતો ને તમને કે આ બધું તો એમણે પોતે જાતે તૈયાર કર્યું છે ટીમ બગાડી છે આવું પ્રમાણ સાથે ફેંકું બાજી છે આ મણિનગરનું પુસ્તક છે ઈશ્વરચરણદાસ જીવન એના બસો પેજ ઉપર સંકલન માટે અજબ નો એ બાબતમાં શરૂઆતમાં લખે છે ઈશ્વરચરણદાસજી તો વચનામૃત આચાર્ય હતા તેમના સીધા માર્ગદર્શન હેઠળ વિદ્વાન સંતો કેટલાક હરિભક્તો પણ જોડાયા તેમાં મુખ્યતે હતા મૂળીના પુરાણી શ્રી ધર્મકેશ્વ અને હળવદના ત્રિભુવનભાઈ સદગુરુ બાપાએ એક શબ્દ સાંભળ્યો સદગુરુ બાપાએ વચનામૃત લિખિત અનેક પ્રતો મેળવી તે પ્રતોની પ્રત્યેક લીટીની અને પ્રત્યેક શબ્દની ચકાસણી કરી અલગ અલગ સંતો હરિભક્તો પાસે અનેક હસ્ત મેળવણી કરવાનું શરૂ કરાયું કરીને શું કર્યું એમ મેળવણી કરીમાં વાત આવે છે ઉપરથી ચોથી લીટી જશે ત્રીજી ચોથી એ કર તેમ એક રસ પરિપૂર્ણ જેમ સુરણ થઈ જાય છે વચનો સ્ટાર્ટિંગ થાય ત્યાં જ ઉપર જ છે જેમ પતંગ તે વિશે બળી જાય છે ને જેમ સુરો રણ વિશે ટુક ટૂંક થઈ જાય છે હવે એક એક શબ્દ જોયું તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે એક વસ્તુ તમે સાહેબ જો આપણે જેને ઈષ્ટદેવ કહે છે જીવાત્મા કહેવાય મારે પોતાની વાત કરે છે ને કે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે એને અહીંયા જીવાત્મા શબ્દ મૂક્યો છે સર્વોપરીની ડીંગ મારે છે આગળ આવશે વાત હું કઈશ જીવાત્માને લીન કરી રાખ્યો છે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ હું હા એક શબ્દની મારા જતી રહી અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ આગળ જે એકદેશ કરવા માટે વાક્ય એટલે મહારાજ કે જે એકરસ પરિપૂર્ણ જે તેજ કહ્યું ને એ ક્યુ છે તે તેજોમય એવું છે અક્ષર બ્રહ્મ તો તે કાઢી નાખ્યો આમાં તે કાઢી નાખ્યું એમ પોતાની પરતમાં એક એક લીટી એક એક ની વાત કરે છે ને એક એક શબ્દ જોયો શું જોયો કે ક્યાં આપણો સિદ્ધાંત ફીટ થાય છે તે કાઢી નાખ્યો મહારાજ અક્ષરબ્રહ્મની વાત કરે છે અને મૂર્તિના તેજમાં ચોંટાડવા માટે તે કાઢી નાખ્યો દુખતા હૃદય કહું જીજ્ઞાસ થોડાક સમજદાર માણસો તરત સમજ છે શંકરાચાર્ય થી લઈને જેટલા આચાર્ય થયા ને શંકરાચાર્ય વલ્ભાચાર્ય મધવાચાર્ય નિવાર બધા કોઈએ ગીતા ભાગવત ઉપનિષદ નો એક મંત્ર કે શ્લોક બદલો નથી અર્થ પોતાની રીતે લઈને મત સ્થાપ્યો છે આ ઈશ્વરચરણદાસજી સ્વામી વચરામરના શબ્દોમાં જેટલી ઈચ્છા પડે એટલા ફેરફાર કર્યા છે શું તમે એટલે આચાર્ય કોઈ હજી સુધી ઉપનિષદ નો મંત્ર બદલો નથી ગીતાનો શ્લોક બદલો નથી ભાગવત શ્લોક બદલો નથી અને આ પોતાનો સિદ્ધાંત સ્થાપવા માટે જ્યાં મન પડે ત્યાં બધું બદલી નાખે છે આવું કૃત્ય કોઈ આચાર્ય નથી કર્યું હજી સુધી કોઈ ગીતામાં ફેરફાર નથી કર્યો સાહેબ સલામ કરવી પડે એ લોકો આટલા મત સ્થાપ્યા ઉપરી ફેરફાર ના કરવા ગીતા ભાગવતના શ્લોકોને કોઈ ફેરફાર ના કરે તો ફેરફાર કરીને થોકે શું કેવું એ મને નથી શબ્દ જડતો આ જીવ કેમ ચાલે સર્વોપરીની ઉપાસના એની હોત એની વાણી એ સ્વરૂપ છે પ્રભુ જીવ કેમ આલે આપણે અનન્ય નિષ્ઠા સર્વોપરી ને ભગવાન સ્વામી અરે થોડી હોય તો આપણને એક શબ્દ પર પેનથી ને લીટો મારતા જીવ ન આલે તમે શું વાત કરો છો એક વચરામતા એક શબ્દ ઉપર તમને લીટો મારતા જીવ આલે મને આવું કામ કર્યું છે જે કોઈ સુ હજી સુધી નથી કર્યું સાહેબ અક્ષર પુરુષ તમે એનો સિદ્ધાંત થાપ્યો વચનામૃતનો એક કાનો માત્ર ફેરવો નથી અર્થ બદલીને કર્યું એને બોલો એને સલામ કરવી પડે આમને મારે હવે તો સમજાય છે ને તમને કે ટોટલી ડીંગ છે હજી જો તમે આગળ ખેલ કરે છે હવે આમાં તમે બરાબર તો ખબર પડશે આ વચનામતમાં શું કઈ રીતે પ્રત તૈયાર થઈ કલ્પનાથી માનતા હું તો સમજતો હતો પણ બીજાને તેમ થઈ કલ્પના કરે છે પણ એને ઓથેન્ટિક ગ્રંથ જ કહું છું બીજું મેં પકડી રાખ્યું છે એમાંથી નહીં બતાવીશ એમ નહીં કે મણિનગર જ કહું છું હવે કઈ રીતે તૈયાર થાય છે પ્રત જોવો હું તો પેલા કહી ચુક્યો છું કે હાથે બધે ગોદામ કરી છે અને હવે લખે છે એવી રીતે મારે કેવું પડે ગુણાતીતાન સામે કીધું છે ભણનારા કરતા ભણાવનારને વધારે દાખલો પડે તમને ગળે ઉતરે એ રીતે મારે કેવું ને એ બહુ કઠોર છે હું તો સમજીને બેઠો છું હવે લખે છે મણિનગરની ઈશ્વરચર દાસીનું જીવન એના એમના ઉપર જ લખ્યું છે નિડર સિદ્ધાંતવાદી ઈશ્વરચર અને આમાં લખે છે સદગુરુ બાપા એટલે ઈશ્વરચરદાસજી સ્વામીએ નોંધ લીધી કે બંને એક એક શબ્દ સાંભળજો ઈશ્વરચરદાસ સ્વામીએ નોંધ લીધી કે બંને દેશોની અનેક હસ્તલિખિત અને છાપકાનામાં છપાઈને પ્રસિદ્ધ થયેલી પ્રતોમાં ઘણે ઠેકાણે ફેરફાર જોવા મળતો હતો ક્યાં જોવા મળતો હતો વડતાલની કઈ પ્રત માં કેટલા બધા ફેરફાર એમ કેવા માંગે ફેરફાર્યા આ બધા તો એ ફેરફાર કરેલી પ્રતો ગઈ ક્યાં વડતાલ અમદાવાદ માંથી હજી હોવી જોઈએ ને એમણે કોઈ ગોદો માર્યો નથી વડતાલમાં ગઈ ક્યાં અનેક જગ્યા ફેરફારો જણા એમને તો એ ફેરફારો વાળી ગઈ ક્યાં એટલો પ્રશ્ન તો તમને થાય ને બાળ સલભ રીતે થાય કે ભાઈ તો હતી વાત સાચી જતો વળી અમુક ફેરફારો તો એટલે જે ફેરફારો કેવા હતા એમાં પ્રત્યે પ્રત્યે વાહ પ્રભુ ગામડે ગામડે કેટલા ફેરફાર વાળી પ્રતો હશે વળી અમુક ફેરફારો તો શ્રીજી મહારાજના સર્વોપરી સિદ્ધાંત ઉપાસના મહિમા અને આજ્ઞાની મહત્વની બાબતોને હાનિ પહોંચાડે એવા હતા તેથી તેઓ શ્રીએ અનેક પ્રતોનું સંશોધન ભારે જહેમત પૂર્વક કર્યું અને કરાવ્યું ત્યાર પછી અસલ વચનામૃતની પ્રત તૈયાર કરી એમ તૈયાર કરીને એને અસલ પ્રત કે છે બોલો હવે મેં મેં તમને પેલા કીધું તમને મનાય નહીં શંકા થાય બધું થાય પણ એમણે જ કીધું પ્રત તૈયાર કરવામાં આવી છે અને એ કઈ રીતે પેલો પ્રશ્ન એ ગઈ ક્યાં પ્રતો હવે એમાં જ કે છે એવું નથી આ એક બહુ જૂનું પુસ્તક છે અને હું એમનું નામ જાણીને નથી દેતો પણ એમાં જે લખ્યું છે આ વસ્તુ લખી છે દરમિયાન એટલે આ સંશોધન કાર્ય ચાલતું હતું જે સમત ઓગણીસો સિત્તેર થી આસપાસથી લઈને પછી પ્રકાશન થયું સંમત ઓગણીસો માં રહસ્ય પ્રદીપ ઓગણીસો માં પ્રસિદ્ધ થઈ એ પેલી પ્રત મારી પાસે છે એ માં સંત ઓગણીસો માં પ્રસિદ્ધ થઈ દસ બાર જે તે વર્ષો બધું સંશોધન ચાલ્યું એ દરમિયાન ખંત થી પૂરું થયું વચનામૃત ની શુદ્ધ પ્રમાણભૂત પ્રત ને યોગ્ય પરિચ્છેદમાં વેચી નાખવામાં આવી પછી જે દરેક કામ કરવામાં આવ્યું ને એ બધું વિવરણ છે આ એક અત્યંત બાપાશ્રીને માનનારા અત્યંત ઈશ્વરચંદીને માનનારા ઈશ્વરચંદીનારા બાપાશ્રી આ લખ્યું છે નહીં આ લોકો શું કે મણિનગર વાળા એ લખ્યું અમે તો જુદું તો હાથ દરવાળા પેલા જેવું છે ને આથી મોટું કઢાય મોટું કઢાય મારે હવે મારો પેલો બીજો આજ્ઞામાં ક્યાં આપણને એવો ફેરફાર વચ્ચે મહિમા માં ક્યાં ફેરફાર દેખાડો પરતમાં કોઈ પરતમાં ઉપાસના હું તમને એમ વાત કરું હોય ફેરફાર હશે હાલો સપોઝ ઇમેજીનેશન તો હરિજવન દાસ તો ઉપાસના નીચે જ લાવવું હતું સર્વોપરીમાંથી તો એને તો ભાવતું મળી સર્વોપરી કરવું બધી પ્રતો ઉપાસ નીચું હતું ક્યાંય હાથમાં આવ્યું નઈ એ તો વડતાલની આખી લાઈબ્રેરી અધ્યક્ષ હતા ગામડા ગામડે પણ આખા વડતાલ દેશમાં હોલ્ટ હતો તો એને કેમ ક્યાંય ન મળ્યું કે ઉપાસનામાં ઢીલી વાતો વચરાવતમાં હતી અને મળી હોય કુદકો મારે આવે ફીટ થાય છે કઈ પ્રભુ સમત ઓગણીસો પંચાણું માં કાળુપુર અમદાવાદમાં સમગિસો પંચાણું ચૈત્ર સુધી નવમી એટલે આપણા શ્રીજી મહારાજના પ્રાગટ્યના દિવસે કાળુકોર સભા મંડપમાં આના માટે રેતસર અસલ કઈ એની એક સભા ભરાઈ હતી અને એ આમાં લખ્યું જ છે અસલ માટે વિધવત પરિષદ સભા ભરાઈ હતી આ ઈશ્વરની વાતોમાં લખ્યું છે આમાં પ્રસંગમાં તમને ઇન્ડેક્સમાં કહી દો એટલે પછી તમને પાછું એમ થઈ જાય કેમ છેખું નહીં આ વિધવત પરિષદ તેજ નંબર ચારસો સત્તેર ઉપર આ પ્રસંગ છે હવે ચાલી બધી ચર્ચાઓ અને પછી નીચી મૂંડીએ કઈ કઈ નિર્ણય આવ્યો નહી અને નિર્ણય વગર સભા પૂરી થઈ ગઈ કેમ આ વસ્તુ અસલ એ અસલ છે હકીકત શું છે પ્રભુ હું માનું ત્યાં સુધી તમને પણ મનાશે કાલુપુર વડતાલ ની બસો બાસઠ છે તમારી બસો છે એનો જવાબ આપો વાત આગળ હાલે તમે બસો તોતેર કાઢી કરો તમે આ બધું કાઢી નાખી થાય વાત નિર્ણય વગર જ પૂરી થાય પ્રભુ એટલે મૂળ વાત એ છે પ્રભુ કે આ પ્રત અસલ નથી અને આ ઊભી કરવામાં આવી છે વિદવત પરિષદ થાય કે ન થાય જે છે તેમ જ છે એક વસ્તુ એ નક્કી છે એમને તો બાપાશ્રી વાળાને કોઈને ગમે નહી માનતા હોય એમને કારણ કે એમને અનેક દિવ્ય પ્રસંગો ગોઠવી દીધા હોય કે ખોદ બાપાશ્રી લખાવ્યું છે કારણ કે આમાં જો પ્રકાશન કરે ત્યાં શું લખે અબજી કૃત રહસ્ય પ્રદપિત બાપાશ્રી પોતે કરી છે આપણે જેમ હરી લીલામૃત લખ્યો હોય દલપત્રા કેવાય વિહારીલાલજી મહારાજ લખ્યું બાપાશ્રી શું કે પણ હવે એટલી બધી દિવ્ય ઘટના ગોઠવી દીધું હોય એમને એમ જ થાય બાપાશ્રી બોલ્યા છે બાપાશ્રી જ કર્યું છે બાપાશ્રીએ જ આમ કહ્યું છે બાપાશ્રીને પૂછીને લખ્યું છે અને બાપાશ્રીએ કીધું હતું કે આમે એક શબ્દ ખોટો પાડીને કોઈ ગોતી દનામ ભાઈ એ તમે લખ્યું છે બાપા આવું કરે કોઈ પ્રસંગ લખે સૌ સૌ ના હોય એના કેવા દિવ્ય પ્રસંગો ગોઠવાય છે તમે જાણો છો તરત આમથી આમ થયું હતું આમ બતાવ્યું હતું આમ દર્શન ફલાણું થયું પેલું એટલે કોઈ બી એને દિવ્ય બુદ્ધિ મટે જ નહીં પણ હું એટલું જ કહું કે ચાલો વચનામૃત એક બાજુ તમારો સિદ્ધાંતી ભૂષણમાં જોવો એમાં તમારો સિદ્ધાંત મળે છે એ બધા એમાં કોને બદલી નાખ્યું પ્રશ્ન તો થાય આવડો મોટો હરિચરિત્રામૃત સાગર આટલો બધો સત્સંગી જીવન સત્સંગી ભૂષણ નથી ફક્ત ચિંતા બને આ બધું સાહિત્ય કેમ છાપતા નથી બાપાશ્રી તો સત્સંગી જીવનની કથા બેસાડાવતા તમે કેમ ક્યાંય દેખાતા તો નથી સત્સંગી જીવનની કથા વચનો રહસ્યા કથા થાય બીજા ગ્રંથો વડતાલના અઢારમાં દસ પંદર ચૌદ ગ્રંથો સંપ્રદાયના મૂળ પુષ્ટિના ગણાવ્યા છે એમાં તમે કેટલા માનો છો કેટલા વાંચો છો અને બધા ફેરફાર હતા મળવું તો જોયે ખોટું હે એક વાત હું કઈ વાત તો બરાબર છે ને કારણ બધા ગ્રંથો મોજુદ છે ભાઈ એટલું સાહિત્ય પડ્યું છે ગોપાલ સાહેબ ઉપાડો એક જ તમે હરિલા માટે એક જ હરિતરિતા સાગર લો તમારો સિદ્ધાંત માથું અને આટલા બધા સો મેની જો એવું હોય અને તમે એમ કેતા અસલ પ્રદ છે તો ફરીથી કહું છો તો ગોપાળ સાઈ મુક્તાનંદ સ્વામી નિત્યાંજ સુમી મૂર્ખ અજ્ઞાની અભૂત ગણાય તમારો સિદ્ધાંતી જીવન પત્રી સહિત બધા સાબિત થાય કે નહીં સાબિત થાય તો એ કોઈ અજ્ઞાની નથી આટલું સ્વીકારાય તો એમ થાય બાપાને રાખો આ બાજુ મૂકો તમે બે જ પ્રકારના લોકો સમાજમાં છે માણસમાં છે હા એક સત્ય હોય ત્યારે પોતે કઈ ખોટે રસ્તે જે હોય તે છોડી દે જ્યાં સત્ય હોય ત્યારે બીજા પ્રકારના એવા લોકો છે કે પોતે એમ માને છે અમે જ્યાં હોઈએ ત્યાં સત્ય હોય અબજી બાપા શ્રીજી મહારાજ ને સંકલ્પ મૂર્તિ કહે છે એક બાજુ સંકલ્પ મૂર્તિ કેવા છે એક બાજુ અનાદિ મુક્ત કેવા છે ઘણું કેવું નો પ્રોબ્લેમ એમ કઈ જે દિવ્યતા ભરી હોય આ કેમ છોડે ન છોડાવવા માટે દિવ્યતા ભરી છે બાકી છેતરપિંડી છે આ સંપ્રદાયની અનુયાયીઓ સાથે મુક્ષો સાથે છેતરપિંડી છે એક વાત આમાં એક પ્રસંગ લખ્યો છે ઈશ્વરચંદાજી સ્વામી ના જીવનમાં કે વલ્ભાચાર્ય જુનાગઢ ના કૃષ્ણ વલ્ભાચાર્ય એમણે રહસ્યા જે છે ગ્રંથ એને ટેકો આપેલો છે અમારા ફોટા સહિત છે એનું આપણું આપેજ મેડમ એમનો ફોટો છે મારે એની થોડી વાત કરવી છે કરવી જ પડે એમ છે કારણ કે આ તો વિદ્વાન માણસ એને એમને ટેકો આપ્યો એટલે કે જોવો એ શું મૂર્ખ હશે તે ટેકો આપે તો જાણો મેં તમને પહેલા કહ્યું હતું કે સર્વોપરીની વાત હરિજીવન સાહસિંહ સ્વામીએ આ બંનેના વિરોધમાં કૃષ્ણને આગળ કરી ભગવાન શ્રી કૃષ્ણને અને સર્વોપરીપણાનું સજાનંદ શ્રીજી મહારાજનું ખંડન કર્યું એટલે બે મેગેઝીન હતા એક ઉદ્ધવ મેગેઝીન હતું બહાર પડતું હતું અને જે શ્રીજી મહારાજ સર્વોપરિપણા નું ખંડન કર્યું સુધા મેગેઝીન રાજકોટથી ચાલતું એ ચલાવનારા બાલકૃષ્ણ બ્રહ્મચારી જુનાગઢ ના હતા એ મેગેઝિનમાં કૃષ્ણ વલ્ભાચાર્યજી એ સર્વોપરિપણા પ્રતિપાદન કરતો લેખ લખે એ લખે આ એનું ખંડન કરે આ લખે એનું પેલા ખંડન કરે બે મેગેઝિનમાં અને બે ને બાપે માર્યા બે વિદ્વાનો હવે બંને એવું કે આનો ટેકો લેવા માટે રહસ્યાદીપિકા ગ્રંથ લઈને અમુક લોકો અમદાવાદથી એમનો પાસે ગયા તમે આ પ્રથને જોવો અને તમે આ રહસ્યાર્થ પ્રદીપિકા છે એને ખોટી ઠરાવો અપ્રમાણિત ઠરાવો એને તેમજ આ સંપ્રદાયના છે અને આ સંપ્રદાયના ગ્રંથોથી વિરુદ્ધ રીતે પ્રત્યાર થયેલી છે એ તો વિદ્વાન છે જાણે છે તો જરૂર કે આ તો મૂળ સંપ્રદાય વિરુદ્ધ છે કેવાના પણ હરિજીવનદાસ શાસ્ત્રી આમના વિરોધમાં છે પત્રિકાઓ છાપીને તૈયાર કર્યું જેના પક્ષમાં હરજીવન હોય કારણ કે એને હરિજીવનદાસ બનતું નથી તો પેલા નથી થોડા હરિજીવનદાસ જે ચલાવે છે બરાબર છે એમ કહે ના બીજું કૃષ્ણ વલ્લભાચાર્યજી છે ને પેલા શાસ્ત્રી કૃષ્ણ વલ્લભ દુ એટલા માટે થોડું કહી દઉં છું જે સંપ્રદાયના હિતમાં છે નહીત્ર મારે એમને યાદ ના કરવાનું આમાં આવ્યા એટલે થોડું સ્પષ્ટતા થઈ છે એમના ચરણમાં ચીન છે એવા દર્શાવતા ફોટા શ્રીજી મહારાજના ચરણ માં તો બે ચરણ માં થઈને સોળ થતા એક ચરણમાં સોળ સત્તર સોળ સત્તર છે એના માટે ભાગવત તો અઢાર હજાર નું છે હરી લીલા કલ્પ તરુ તેથી ડબલ છત્રીસ હજાર નો છે એક લાખ શ્લોક નો લખ્યો અને નામ રાખ્યું લક્ષ્મી નારાયણ સંહિતા એક લાખ શ્લોક ગ્રંથ લખ્યો પોતાના માટે હું ભગવાન છું અને એ પેલા એને રચીતા કોણ કૃષ્ણ દ્વે મહાભારત લખનારા પોતાને જાહેર કર્યા હું શ્વેતાયન વ્યાસ છું અને એમણે આ ગ્રંથ લખ્યો એ ગ્રંથ રાજકોટ હતો ત્યારે મેં થોડો વાંચેલો એમને મેં ફેંકા નથી કરતો અને હું તો સાધુ થયા પછી બાર વર્ષે એમને દેહ વિલય થયો એટલે મેં જાણવું એમના વિશે હું તો મેં જો આગણીસો ચોમોતેર માં વડતાલમાં દોઢસો વર્ષ નો હરિકૃષ્ણ મહારાજ નો પાટોત્સવ અને એ સમય સદગુરુ આપણા ગુરુદેવ શાસ્ત્રી અમને ત્યાં લઈ ગયા અમારી દીક્ષા તે દિવસે થઈ દોઢસો વર્ષના પાટોત્સવમાં હું હરિસુરદાસ પહોચે સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામી પ્રભુચરણ દાજી સ્વામી અને ભક્તિવલ્લભદાસજી સ્વામી અમે ચાર સાધુ એની દીક્ષા દોઢસો વર્ષના પાઠોત્સવમાં શાસ્ત્રીજી મહારાજે આચાર્ય નરેન્દ્ર મહારાજ પાસે અપાવી સાહેબ આજે યાદ કરું કે શાસ્ત્રીજી મહારાજ અમને દીક્ષા અપાવ્યા પછી સીધા હરિજીવનદાસ શાસ્ત્રીજીના આસને લઈ ગયા મને યાદ છે અને એમને ક્યાં દંડવત કરાવ્યા સ્વામી બેઠા ખુરશી મને દ્રશ્ય દેખાય છે આ શાસ્ત્રીજી છે એમનું નામ હરજીવદાસજી સ્વામી છે મોશ એમણે સત્સંગમાં સંપ્રદાયમાં સંસ્કૃતના ગ્રંથો લખવા તમે નાના છો તમને નહીં સમજાય પણ હું તમને કહું તો તમને શબ્દો મનમાં હશે તો ક્યારેક ઊંઘશે જેવો એ ગુરુ બોલતા અમે દર્શન કર્યા હરિજીવનદાસ હા અને બસો વર્ષની દ્વિશતાબ્દી હરિકૃષ્ણ મહારાજ નો અભિષેક જે ઉજવાયો ચોવીસ માં સાત નવેમ્બર થી પંદર નવેમ્બર બે માં ત્યારે એકાદશી દિવસે જ હું વડતાલ ઉત્સવમાં ગયો હતો જયારે મારા પચાસ વર્ષ પૂરા દીક્ષાના થતા હતા પણ મેં કોઈને કહ્યું નહોતું પણ મારી પચાસ મો દીક્ષા વિધિનો પૂછપ પચાસમું વર્ષ પૂરું થતું હતું અને અમને જયારે દીક્ષા આપી ત્યારે હરજીવનદાસ શાસ્ત્રીજી પાસે લઈ ગયા પછી ત્યાંથી મેં નીકળ્યા પછી તમે છૂટા પડ્યા સભા હતી અકડેઠા બેઠા હતી પછી એક દિવસ કે બીજા દિવસ તે મને યાદ નથી રહ્યું કેટલું રહ્યું કે એ જ દિવસે માણસોની સભા ભરાઈ લીધી ઓફિસ બાજુ પગથિયાંમાં જવાના છે એ કઠોળ પાસે હું બેસી ગયો ખુશીમાં બેસાડીના ભક્તો એમને સભામાં લાગ્યા એ પેલા ડોસા મને પરિચય કરાવ્યો મને આગળ વીરસદના આ જ્ઞાન જીવનદાસ દર્શન કરી લો સાધુ દર્શન કરવા જેવા સંત છે જેની પાસે કોડી જેટલું દ્રવ્ય નથી સાધુતાની મૂર્તિના ભંડાર છે એ મને એ શબ્દો યાદ છે મેં એમનું કરચલી વાળું મુખારવી એ મેં દર્શન કર્યા છે એમ જ મેં જુનાગઢમાં ઘણું આવવું રહેવું કરવું અમારે થતું એમ મંદિરે તો રોજ જવાતું તો એમાં કૃષ્ણ બલભાચાર્ય પણ મેં જોયેલા છે એક લાખ શ્લોકનો લખ્યો પોતાના ઉપર હું ભગવાન છું એમનું જ્ઞાન વિશ્વનીય નથીના જ શ્વેતાયન ની આરતી થાય છે શ્વેતાયન ના પોઢણિયા થાય છે કીર્તનો બોલાય છે સહસ્ર શ્વેતાયન વ્યાસ છે અનાજ પરમ ધામાધિપતિ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ કોઈ જ્ઞાન આપણે મૂળ સંપ્રદાય છે અને હોય આટલું જાણ્યા પછી તમને ખબર પડી જાય અક્ષરધામ પરમધામાપતિ સાહેબ એના વિશે મારે બહુ બોલવું ને મેં તો એમના લક્ષ્મી સંહિતા પણ થોડો વાંચેલો છે અને એમાં જે વર્ણમે વાંચ્યું છે એ મારે કઈ કેવું નથી તમને તો મારે ખાસ એમને જ્ઞાન વિશે કેવું છે એટલે એનું જ્ઞાન વિશ્વસનીય નથી કાવા મોટા વિદ્વાને કર્યું પણ વિદ્વાન તો એ ભ્રમિત થઈને કંઈ પણ થાય છે એનું જ્ઞાન વિશ્વ નથી એનો ટેકો વિશ્વસનીય નથી અને એ પણ તમને કહી દઉં એમની પાસે જુનાગઢમાં પ્રભુ શાસ્ત્રી એ બધા એમની પાસે ભમને અનન્ય ગુરુ નિષ્ઠા આવું બધું હતું છતાં એમને અનન્ય ગુરુ નિષ્ઠા હતી એનો વાંધો નથી મને પણ સત્સંગના હિતમાં કહું છું પ્રભુ શાસ્ત્રી ઘણા પુસ્તકો લખ્યા એમાં જે સંતો ભક્તોના જીવનના પ્રસંગો લખ્યા છે અદભુત છે પણ એક સાવચેતી જ્યાં જ્યાં એ પોતે તત્વજ્ઞાન વિશે લખે પ્રભુ શાસ્ત્રી કે આ તત્વજ્ઞાનના જે કોઈ ગ્રંથો કે એમાં ભાગ આવતા હોય એનું જે ભાષાંતર કરે તો ત્યાં અટકી જવું કારણ કે એને કૃષ્ણ વલ્ભાચાર્યનું જ્ઞાન અપનાવ્યું એટલે કૃષ્ણ વલ્ભાચાર્યના પુસ્તકોની એનું કંઈ પણ નિરૂપણ એનો કોઈ એકાદો લેખ પણ હોય કોઈનું આમુખ લખેલું કોઈ જગ્યાએ નિવેદન લખ્યું હોય કોઈ બે શબ્દો લખ્યા હોય કોઈ ગ્રંથમાં મૂળ સંપ્રદાયમાં પણ જ્ઞાન આવે કૃષ્ણ વલ્ભાચાર્યનું અટકી જવાનું પ્રભુ શાસ્ત્રીનું ભાષાંતર કરેલું કોઈ તત્વજ્ઞાન વિશેનું પુસ્તક આવે અટકી જવાનું ચરિત્રો બે નમૂનું કારણ કે એનું તત્વજ્ઞાન એ કૃષ્ણ વલ્ભાચાર્યજીને અનુસરે છે એટલે એમનો ટેકો મહત્વનો આ ગ્રંથને આપે તો આ કોમેન્ટ પૂરી થઈ હવે જે મુદ્દો છે સૌ આશ્રિતોને સમજવા જેવો છે આ ધામ તો ચોપડી પૂરી થઈ બીજો મુદ્દો મૂકે છે અબજી બાપાશ્રી નામે રહસ્ય પ્રદાપીટામાં ઈશ્વરચંદજી પુરુષોત્તમ રૂપે થઈને પુરુષો મૂળ સંપ્રદાયનો અને ગોપાલ સાહેબ નિત્યાન સાહેબ જેટલા નંદ સંતો બધાનો આપણો એ સિદ્ધાંત છે કે બ્રહ્મ રૂપે થઈને પરબ્રમ ની ઉપાસના કરવી આ એમનો સિદ્ધાંત એ છે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ધ્યાન ભજન કરવું ગયું જુદું શિક્ષા પત્રી ના એકસો સોળમાં શ્લોકમાં સ્થૂળ સુક્ષ્મ કારણ ત્રણ વે થી જુદો એવો પોતાના આત્માને જાણીને બ્રહ્મરૂપે ભગવાન ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી ભગવાનની ભક્તિ કરવી કેવી સર્વદા દેહ છતાંય કરવાની દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ ની ઉપાસના કરવી ભક્તિ કૃષ્ણ છે સર્વદા દેહ હોય ત્યાં સુધી એમ નહીં દેહ મૂકીને પણ બ્રહ્મરૂપે પરબ્રહ્મ ઉપાસના કરવાની છે સેવા કરવાની છે આપણે આ શીતે મારા સિદ્ધાંત છે આ વચનામર્ગ સિદ્ધાંત છે ખોલી તમે વચનામૃત ખોલીનું ગોપાલ છે ગુણાતીતા છે આખું જે કઈ સાંજણ આવેલી એક જ વાત આવશે બ્રહ્મરૂપ થઈને પર લોજી મહારાજ કહે છે બ્રહ્મરૂપ ના બે અર્થો છે હવે બહુ સરસ તમે સાંભળજો અદભુત વાતો છે સાહેબ અને તત્વજ્ઞાન માનીને કાઢીને નાખશો આ સમજવા જેવી છે બ્રહ્મરૂપ થવાના બે અર્થો છે બ્રહ્મરૂપ જ્યાં લખ્યું હોય એક આત્મસત્તા રૂપે ત્રણ દેશ સ્થળ સુખના કારણથી પરથી આત્મસત્તા રૂપે થઈને ભગવાનની ભક્તિ કરવી બીજો અર્થ છે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એની સાથે એકતા કરીને એ બ્રહ્મ ભાવે પુરુષો તમની ઉપાસના કરવી એટલે બીજો શબ્દ વક્ત વપરાય વચરા અને બીજે આપણે ગોપાલની વાતોમાં અક્ષર રૂપે થઈને પુરુષો તમને ભક્તિ કરવી ગોપાળ સાયનું પ્રકરણ પેલું એકસઠ અને ચોસઠમી વાત આત્મસત્તા રૂપે થઈને ભક્તિ કરો પેલા પ્રકરણી ત્રણસો પોતાના જીવાત્મા એકાત્મપણા પુરુષોત્તમ ની ઉપાસના કરી ગોપાલ સાય લખે છે એકસો આડત્રીસ પહેલા પ્રકરણી ત્રણસો વાત બીજા પ્રકરણી ઓગણીસમી વાતમાં લખે છે જે અક્ષર ભાવને પામો તે પુરુષોત્તમ નારાયણ ની સેવામાં રહે છે આવું ઠેક ઠેકાણે છે તમે વચનાત્મા શરૂ કરી દો જ તમે અગિયારમું ચુમાલીસમું મધ્યનું સિત્તેરમું સુ મધ્યનું તે ત્રીસમું સુડતાલીસમું અમદાવાદનું બીજું તમે ચાલ્યા જાઓ બધે જ આવશે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો બ્રમ્મરૂપ થઈને ભક્તિ કરો ગોપાશય કે આત્મસત્તારૂપે થઈને કરો શિરજી મહારાજ પણ આત્મસત્તારૂપે શબ્દો વાપરે છે ગોપાળનશય વાપરે ગુણાતિતતાનશય વાપરે છે અક્ષર થઈને ભક્તિ કરો અક્ષરરૂપ થઈને ભક્તિ કરો હા કે નહીં પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ની ભક્તિ કરો પુરુષોત્તમ નું ધ્યાન કરો મેં છું તમે ઓરિજિનલ કાઢો લોહાનું બાર ફાટાફાટતા અને પછી હોકારો ભરજો કેમ વાર લાગે છે કાઢતા એમાં લોયાનું બારમું છેલે બે ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નો છે બે પ્રશ્નો છે જે અક્ષર ની વિશે અણુ ની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણ નું ધામરૂપ અક્ષર તેને વિશે રહ્યો થાય મૂળ વસ્તુ શું છે જો ફેરવીન કાઢી નાખ્યું છે અક્ષરુ પોષાય જ નહી આટલી ચીડ અક્ષરુપ કાઢીને અક્ષર તેને વિશે રહ્યો થકો પુરુષોત્તમ ની ઉપાસના કરે પ્રભુ મૂળ અક્ષર તો એ રૂપ થઈને શું કરવાનું આવું મૂકી દીધું હવે આ ક્યાંય બચરા સત્સંગી ક્યાંય તમને મળે કે અક્ષરરૂપે પુરુષોત્તમ અનુભવ થઈને પુરુષોત્તમનું ભજન કરવું ક્યાંય છે જ નહીં હવે એ કેવી રીતે કેમ કરે છે એ તમે જોજો તમે આપણે મૂળ વસ્તુ જ આવે મારી સામે જોવાનું છે પ્રથમ એકાવન મુ એનો ઉપયોગ કરે છે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું પણ એ વચનામત પહેલા શ્રીજી મારા જે અર્થમાં કહે છે એ રીતમાં આપણે પહેલા સમજી લઈએ પછી એ કઈ રીતે ગુલ્લી મારે છે એ આપણે સમજી પૂર્ણાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મારા દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે ચાર અંતરકરણ તે તો સત્વગુણ અદભૂત રચનામૃત છે મને આમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ આનંદ થાય છે એવું વચનામત છે સાહેબ દસ ઇન્દ્રિયો તે રજોગુડ છે સાવધાન થી સાંભળજો સાંભળો તો રસના ઘૂટડા ઘૂટડા ઘૂંટડા શું મારો બાપ સહજાનંદ સાંઈ બોલે છે દસ ઇન્દ્રિયો રજોગુડ છે ચાર અંતર્ગત છે તો સત્વગુણ છે સાહેબ માટે સર્વ ઇન્દ્રિયોના અંતર્ગત તો માહિત છે તે માહિક ભગવાન અને ભગવાન તો માયાથી પર છે તેનો માહિક અંતઃ કરે કેમ નિશ્ચિત થાય માઈક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોવામાં આવે સામે બેઠા છે એ તો માયાથી પર છે પૂર્ણાનંદ ઇન્દ્રિયો છે તમને કેમ દેખાવ છો અને માઈક અંતઃકરણ પણ માઈક છે મન બુદ્ધિ તો એનાથી ભગવાન અમાઈક વસ્તુનો કેમ નિર્ણય થાય અક્ષરાથી તેવા જે પુરુષોત્તમ ભગવાન એ સંકલ્પ કરીને નીચે આવ્યા છે પૃથ્વી ઉપર અવતાર ધરીને કે અજ્ઞાની જ્ઞાની બધા જીવો મને દેખો એવો સંકલ્પ કરીને આવ્યા છે તે દેખાય છે પણ આમાં આપણને રોમ રોમ ભરી દેવી વાત આમ રો આવી જાય કેવી વાત છે કે સ્વામી તમે એવું માગો છો કે માય થી અમારું દર્શન થયું માય અંતરકરણથી અમારો નિશ્ચય થયો એટલે અમે પણ માયક છીએ એમ તમે કયો છો તો સાંભળો વિધવાનો બેઠા છે ને આ બધા મહારાજ કે છે જો પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટ તે પૃથ્વી ઉપર ઘટ પદાર્થિક અનેક પદાર્થો છે તે સર્વ પદાર્થો પૃથ્વી રહી છે આ દિવાલો છે માણસો છે જીવો છે હાથી ઘોડા મતા બંગલાઓ બધું એ શું પૃથ્વી જ છે ને લોહી માન છે શું છે પૃથ્વી છે હાડકાં છે શું છે પૃથ્વી જ છે તો પૃથ્વી અને પૃથ્વી બહાર પણ પૃથ્વી રૂપે છે દ્રષ્ટિએ તમે જુઓ તો સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે પૃથ્વી વિના બીજું કઈ દેખાય નહીં હવે તમે આમ નજર કરો તમે દેખાય બધે પૃથ્વી જ છે ભાઈ સમજાય ગયું પૃથ્વીની દ્રષ્ટિએ જુઓ તો એટલે તમે એમના શું સમજાય છે પૃથ્વી દ્રષ્ટિએ જોવું એટલે શું એ તત્વને નજરમાં રાખીને એનું સમજ નજરમાં રાખીને એનું જ્ઞાન પૃથ્વી એક જળના અંશ પેદા થઈ છે એક અંશ પૃથ્વી પેદા થઈ છે જળના એક અંશમાંથી સાહેબ આપણે જોઈએ છીએ તમે મહિમા જાણજો એક અંશ માંથી આ પૃથ્વી થઈ છે જળના એક અંશમાંથી અને જળ તો પૃથ્વી હેઠે ઉપર પડખે અંદર બાર મધ્ય મધ્યમાં સર્વત્ર જળ વ્યાપી રહ્યું છે પંચોતેર તો દરિયો છે પચીસ પૃથ્વી છે એ ઉપરાંત પણ કેટલું જળ છે આપણા શરીરમાં કેટલું જળ છે વૃક્ષોમાં કેટલું જળ છે દેખાતું નથી પણ કેટલું છે એટલે કે મારે તમે જળની દ્રષ્ટિએ જોશો તો બધે જળ જળ જ છે તો પૃથ્વી તમને નજરમાં જ નહીં આવે અને આમે જોવો તો પંચોતેર જળ આગળ પૃથ્વી શું હિસાબમાં તો જળની દ્રષ્ટિએ જુઓ જળ તત્વમાં રાખો જળના જ્ઞાન છે એ વાયુના એક અંશમાંથી થયું છે એ તેજના એક અંશ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે તેજ દ્રષ્ટિએ જુઓ તો પછી જળ નથી એટલું તેજ છે અને તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે અંશ માંથી થયું તેજ છે તે વાયુના એક અંશ માંથી થયું વાયુ એક આકાશના અંશ થયું સાહેબ બીજું સમજાય કે નહીં આકાશ દ્રષ્ટિએ જુઓ તો આકાશ અફા કઈ શું નજરમાં આવે તમને આકાશ આકાશ આકાશ આપણે કઈ નજરમાં આવે નજરમાં એટલે ગણતરીમાં જ ના આવે સાહેબ અને આકાશ ની દ્રષ્ટિએ જુઓ તો કઈ છે બીજું આકાશ એ આકાશ પણ અહંકારમાંથી તો હું ટૂંકું કરું છું અહંકારમાંથી ઉત્પન્ન થયો છે એક અંશમાંથી એ અહંકાર છે એ મહત્વના એક અંશમાંથી આ પેદા થયું છે તો મહત્વત્વની દ્રષ્ટિએ જોઈએ તો એટલું મહત્તત્વ છે બીજું કાંઈ નથી તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિને એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો એ નથી એટલી પ્રકૃતિ જ છે ફટ વાંચી છું અને ત્યાં પ્રકૃતિ પણ પ્રલિકામાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે એક અંશમાં એટલે સમજો ને એક રૂવાડામાં લીન થઈ જાય છે ઓહ અને પાછી સૃષ્ટિ સમય એક અંશમાંથી ઉત્પન્ન થાય છે ઓહ માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી એટલો પુરુષ જ છે પુરુષ પુરુષમાં સમાઈ જાય છે એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે મહામાયા દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી એટલી મહામાયા જ છે અને મહામાયા પણ પુરુષના મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે અનંતકોટિમ અનંત કોટી પુરુષ જે પ્રધાન પુરુષો છે એ મહાપુરુષનામાંથી નીકળે છે અને મહાપુરુષ મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે મહાપુરુષની દ્રષ્ટિએ જો એટલે મૂળ પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો મહામાયા નથી એકલો મહા મહાપુરુષો છે મૂળ પુરુષ જ છે અને એ મૂળ પુરુષ એટલે મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાન નું ધામ જે અક્ષર તેના એક દેશ માંથી છે જો આ કોઈ વચ્ચે નથી હું અત્યારે લાંબુ નથી કરતો એમને આટલો ફકરો કાઢી નાખ્યો છે આમાંથી કારણ કે અહીં અક્ષરને પુરુષોત્તમને સંબંધ સીધો છે એને સીધો સંબંધ તોડી નાખવો છે મૂળ અક્ષરનો એટલા માટે એને વચ્ચેથી બે ત્રણ લાઈનો કાઢી નાખી આ બાપાશ્રીની ટીકામાં એ હવે તમે વાંચી લેજો બાપાશ્રી માનનારા વાંચી લે આ બધી કાઢી નાખી મેં વાંચ્યું આમાં ન હોય પરત તો મેળવી લેજો ઓનલાઈન પણ છે બાપાશ્રી વિનંતી કરું છે તરત એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાન ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે માટે અક્ષર દ્રષ્ટિએ જોઈએ તો એક તો એ મહાપુરુષ સર્વે નથી એક અક્ષર જ છે હવે સાંભળજો અને જે કારણ હોય તે પોતાના કાર્ય વ્યાપક હોય અને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે હવે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે ત્યારે એવા પુરુષોત્તમ રૂપ થયેલા ઇન્દ્રિયો અંતકરણને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતે વેંધાતો નથી તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માય કેવા જે ઇન્દ્રિયો અંતકરણ તેને કરીને થતો નથી નીતિ વચના પ્રથમ આવા પુરુષોત્મનો પણ ક્યારે સમજાય સંતના સમાગમથી જ્યારે એવું સમજે ત્યારે એવા જે પુરુષોત્તમ થયેલા ઇન્દ્રિયો અંતકરણ તેનાથી દર્શન થાય છે અને તેનાથી નિશ્ચય થાય છે મારો પેલો પ્રશ્ન તમે આ બધા હજારો લાખો હરિભક્તો છે બધા આવો મહીમાં સમજીને કંઠી પહેરી છે ભજન કરતા છે આવો મહીમાં સમજીને તો આનું શું ત્યારે જ નિશ્ચય થાય ત્યારે જ દર્શન થાય તો આનું શું જો લોચા માર્ગમાં કયું છે મહારાજ કે મહારાજ કે પેલા આને નિશ્ચય હતો અને પછી પેલો ન ને હવે થયો એનું શું કે મહારાજ કે પેલા એ મનુષ્ય ભાવે દર્શન કરતો હતો અને પછી દિવ્ય ભાવે દર્શન કર્યું ત્યારે નિશ્ચય થયો મતલબ જેટલો જેટલો સંતના સમાગમ કરીને એને ભગવાનનો પ્રકાશ આવે છે ઇન્દ્રિયો અંતકરણમાં એ પુરુષોત્તમના જ્ઞાન રૂપી પ્રકાશથી ભગવાન દેખાય છે અને ભગવાન નિશ્ચય થાય છે ભાવ આવે પ્રધાન પુરુષ નો ભાવ આવે પ્રતિ પ્રકૃતિ પુરુષ નો ભાવ આવે પછી અક્ષરમાં ભાવ આવે ભગવાનમાં અને પછી અક્ષરા અક્ષરાતી પુરુષોત્તમનો ભાવ આવે જેમ વ્રજ જે ગોપ હતા એમને પેલા આશ્ચર્યકારી ચરિત્રો જોઈને પ્રથમ દેવ ભાવ આવ્યો અને પછી ગરગાર ચારે વચને નારાયણનો ભાવ આવ્યો જેમ જાણતો જાય એમ ભગવાનનું તેજ આવે જ્ઞાન આવે એનાથી નિશ્ચય થાય છે એનાથી દર્શન થાય છે બાકી થતું નથી કેમ મનુષ્ય આપણા જેવા જાણે છે તે નિશ્ચિત થતો નથી અને કરતો દર્શન તો એને ભગવાન દર્શન નથી માણસા માં મહારાજ બેઠા તા ને તો જદુરામભાઈ આવ્યા મારા જ દ્વેષી મારા તો માણસાના તળાવને પાડે સભા ભરીને બેઠા હતા અને એ તો હાથમાં લાકડી લઈને આવ્યો દ્વેષી માણસ એટલે આ બેઠા છો અહીંયા કીધું મેં હા એબળું કે સ્વામિનારાયણ આવ્યા છે ક્યાં છે મારા તો ઢોલિયા પર બેઠા હતા એને દેખાય જ નહી સાહેબ જુઓ દેખાય જ નહીં એટલે આપણને ક્યાં છે સ્વામીનારાયણ તો આ બેઠા શું ગપા હાકો છો કોઈ નથી ત્યાં ખાલી ઢોલિયો છે અને તમેનારાયણ ભગવાન છે આ બેઠા તોય દેખાડા નહી હાથ પકડીને ડોલિયા ઉપર ફેર્યો મહારાજ ને હોહરો નીકળી ગયો પણ એને મારા દેખાડા નહીં સમાગમ નથી તો દેખાય ક્યાંથી સમજાયું ને હવે તમને દર્શાંત આપું રાતમાં હોળી સળગતી હોય પ્રગટાવી હોય દૂર થી તમે જુઓ હોળી દેખાય દેખાય તો ખરી ને દેખાય તો ખરી પણ જેમ જેમ નજીક જાઓ એમ અને સાવ હોળી ને નજીક જાઓ આજુબાજુ માણસો દેખાય એટલી હોળી પ્રકાશ દેખાય એમ તમે જેમ જેમ સમાગમ કરી ભગવાન પુરુષો તમને સમજતા જાઓ ત્યારે પુરુષો તમ સિવાય દેખાય જેમ જેમ નજીક જાઓ જેમ જેમ નજીક સર્વનિવાસાન સ્વામી કે સ્વામી ગુણાતીતા સ્વામી હું શા પદાર્થ વડે પૂજા કરું મને બધામાં માયાની ગંધ આવે છે આ ખરીદ આવો મહિમા થાય છે ત્યારે એવો નિશ્ચય થાય છે પ્રથમના બાસેઠમાં વિચારજી મહારાજ સરસ વાત કરી જેમ દીવો જલે તો એનો પ્રકાશ નેત્રમાં આવે છે એટલે આંખ આગળ અંધારું નષ્ટ થઈ જાય છે એમ જ્યારે આવા દ્રઢ યથાર્થ નિશ્ચિત થાય છે ત્યારે ભગવાનનો સંબંધ થાય છે જેમ દીવાનો નેત્રને સંબંધ થયો એમ ભગવાનના નિશ્ચયનો આવો જ્યારે જીવને સંબંધ થાય છે ત્યારે ભગવાનના સર્વકલ્યાણકારી ગુણ એ સંતમાં આવી જાય છે સંબંધ થયો નિશ્ચયથી મહિમાથી જ્ઞાનથી જાણ્યા તત્વત એ સંતમાં સર્વ કલ્યાણકારી ગુણ આવે છે ભગવાન જેમ સ્વતંત્ર છે નિર્બંધ છે ને એમ એ ભક્ત પણ નિર્બંધ સ્વતંત્ર થઈ જાય કાળ કર્મ માય માથે પગ દઈ નીકળી જાય એવો સ્વતંત્ર થાય છે કેવી વાત છે તમે બોલો એનો કેમ ઉપયોગ કરે છે એ આ વચરામત છે આપણે જે સમજાય એમણે પેલી ગુલી મારી કે પૃથ્વીની દ્રષ્ટિએ જોઈએ એટલે શું દ્રષ્ટિએ એટલે એના નેત્રેથી જોવાનું આમ ફિઝિકલ નેત્રની ક્યાં વાત આવી ભાઈ આમાં તો જ્ઞાનની વાત આવે છે એમાં સ્પષ્ટ લખ્યું આવો મહિમા જાણે એમ તો કયું નથી કે આવો થઈને જુએ ત્યારે નિશ્ચય થાય એવું કીધું નથી એની દ્રષ્ટિએ જોઈએ અને જયારે આવા સંતનો મહિમા સમાગમ કરે જયારે આવો મહિમા જાણે ત્યારે એના ઇન્દ્રિયો પુરુષોત્તમ રૂપ થઈ જાય છે અને પુરુષોત્તમ વધે પુરુષોત્તમ પુરુષોત્તમ નિશ્ચય કરાવે તો નિશ્ચય થાય છે પુરુષોત્તમ દર્શન કરવા ચાહે તો દર્શન થાય છે જદુરામ નું જોયું આ ક્યા દ્રષ્ટિ નેત્ર ફેર્યું તો કરવાનું શું તો કે જે અગ્નિ વાયુ પૃથ્વી આ જે બધા દેવતાઓ છે એને ઉપાસના કરીને તેને તદરુપ થઈને એને નેત્રે કરીને તમે જયારે જુઓ ત્યારે પછી નીચેનું કાંઈ ના દેખાય એવી રીતે તમે આગળ વધતા વધતા મૂળ પુરુષને મૂળ અક્ષર એની ઉપાસના કરો એને તદરૂપ થાવ પછી એના નેત્રે કરીને જુઓ ત્યારે તમને નીચેનું કાંઈ ન દેખાય એવી રીતે તમે પુરુષોત્તમની ઉપાસના કરો તુરસો તમને તદરૂપ થાવ અને એનેત્રે કરીને જો ત્યારે પછી તમને કઈ ન થાય કઈ દેખાય નહીં અને એવી રીતે થયો કેવાય ગલે ઉતરે છે મારો પેલો પ્રશ્ન કે શ્રીજી મહારાજ વખતે છે ત્યારે બધા સંતો કોઈને લઈ આવતા હોય કે કહેતા હોય ત્યારે પેલા કે છો બેસો અને પુરુષોત્તમ તદરૂપ થાવીખવાયું તદ્રુપ થવા માટે શું કરવાનું ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિને સંલગ્ન થઈને મૂર્તિ પ્રવેશ કરવાનો તમે જાણજો આ તમે કદાચ નવું હશે મૂર્તિમાં પ્રવેશ કરવાનો અને શ્રીજી મહારાજના મસ્તકે મસ્તક લલાટે લલાટ નેત્રે અંદરથી હો અંદરથી શ્રીજી મહારાજના પગમાં પગ આ તે બધું એવી રીતે એમાં રહીને મૂર્તિને જોવાની અને જ્યારે એવી રીતે ધ્યાન કરે અને દેખે ત્યારે એને નિશ્ચિત થયો કહેવાય ત્યારે એનું દર્શન થયું કહેવાય આવી રીતે ધ્યાન ક્યાં લખ્યું છે તો પેલા સંતો બધાને પકડીને પ્રવેશ કરો પછી તમને નિશ્ચય થશે ત્યારે દર્શન થશે ટુક કરતા તમને નિશ્ચિત તમે આવું કર્યું લાખો હરિભક્તો તરી ગયા લાખો સંતો તરી ગયા બધા આવી રીતે નેત્રે કરીને જોયા તા અને પછી દર્શન થયું પછી નિશ્ચિત થયો હતો જેમ ફાનસ છે મૂર્તિનું ધ્યાન કરવાનું એમનું ધ્યાન ભજન આવું છે મૂર્તિ ધારવાની આપણે બેઠા આપણે ભૂલી જવાનું અને એ મૂર્તિ ની અંદર આપણે જવાનું અને પછી અંદર રહીને પછી મૂર્તિનું નાક હાથ કાન નાક આ રીતે એમને પછી દર્શન કરવાનું એવી રીતે ધ્યાન શીખવાડે આ કરે છે ત્યારે કરતા હશે એમના માનનારા બધા આમાં જ માને છે આપણે બેઠા હોય જે રીતે આપણે ભૂલી જ ત્યાં પુરુષોત્તમને ધારવાના અને પુરુષોત્તમ મૂર્તિ ધારવાની અને મૂર્તિ અંદર જવાનું અંદર જઈને પછી ત્યાંથી મહારાજના હાથ પદ નેત્ર મુખારવીને એનું દર્શન કરવાનું અને રસના ઘૂંટડા લેવાના એમ બધું શીખવાડતા હોય છે અને કરતા હોય છે આવું કરો તો જ તમે પુરુષોત્તમને પામો તો જ તમને પુરુષોત્તમ જણાય પછી દ્રષ્ટાંત આપે છે એ આના પ્રથમનો એકવીસમા વચનામતમાં રહસ્યાર્થ પ્રદીપિકા છે ને એમાં એકવીસમાં વચનામ પણ એ ટીકામાં સમજાવ્યું છે દ્રષ્ટાંત તમને ગળે ઉતરી જાય એવું દીવો હોય તો દીવો છે દીવાને પ્રકાશે દેખાય ચંદ્રના પ્રકાશે દેખાય સૂર્ય ના પ્રકાશ એથી સૂર્ય દેખાય ચંદ્ર ના પ્રકાશેથી સૂર્ય ન દેખાય એ મૂળ અક્ષરાધ રૂપે છે જ્યાં સુધી તમે માની ભજન કરો અક્ષર થઈને માનીને ભજન કરો તો એ અક્ષર ના તેજે કરીને પુરુષોત્તમ ન દેખાય જે રીતે ચંદ્રના તેજે કરીને સૂર્ય ન દેખાય પુરુષોત્તમ ક્યારે દેખાય કે પુરુષોત્તમના તેજે જ પુરુષોત્તમ દેખાય ચંદ્ર પ્રકાશે સૂર્ય ન દેખાય સૂર્યને દેખો તો સૂર્યના પ્રકાશે જ દેખાય વાતગળી ઉતરી જાય એટલે તમારે આ મૂર્તિમાં જઈને પુરુષોત્તમરૂપ થવું જ પડે એવી રીતે પુરુષોત્તમ થવા માટે મૂર્તિની અંદર જઈને મૂર્તિને ધારવાની અને મૂર્તિને જોવાની એ રીતે તદ્દરૂપ થઈને પછી એનેત્રે કરીને જોવો ત્યારે નિશ્ચિત થાય ત્યારે જ તમને દર્શન થાય ત્યારે જ પુરુષોત્તમ કમાયું બીજો રસ્તો જ નથી અને આ ઉત્તમ અનાદિની મુક્તની વાત છે આ મારો પેલો પ્રશ્ન છે મહત્વનો બધા એકાવન એમાં જ્ઞાન ઉપર મહત્વ છે ધ્યાન ઉપર નથી આ ધ્યાન ઉપર લઈ ગયા આમાં શું કે છે કે આવો આવો જયારે જ્ઞાન થાય આવો જયારે નિશ્ચિત થાય આવો જયારે મહિમા સમજાય આ જ્ઞાન ઉપર ભાર છે ભજન તો બધા કરતા જ હોય ને જેમ જેમ એને જ્ઞાન થતું જાય ભજન કરતા જાય જ્ઞાન થતું અંધકાર માયાનું આવરણ ટળતું જાય તેમ તેમ ભજન કરતા કરતા માયાનું અંત્ર આવરણ ટળતું જાય તેમ એને અપાર અપાર દેખાય જ્ઞાનની વાત છે ને આપણે ધ્યાનમાં જોડું અને પેલી વાત છે તમે પૃથ્વી આકાશમાં ચંદ્ર છે આકાશમાં તારા છે પૂનમ ની હોળી છે ફાગણની તો હોળી પણ છે મહત્વનું સાહેબ એ છે તમે કોની સામે જુઓ છો તમે ચંદ્ર છે પછી એની સામે નો જુઓ ક્યાંથી દેખાય દીવા સામે જુઓ તો દીવો દેખાય હોળી સામે જુઓ તો હોળી દેખાય તારા સામે જુઓ તો તારા દેખાય ચંદ્ર સામે જુઓ તો ચંદ્ર દેખાય અરે ભર દિવસ હોય પણ તમે હવે ઘરમાં દીવો એની સામે ક્યાંથી દેખાય છે જોવાના તો પુરુષોત્તમ છે એટલે એને તેજે પુરુષોત્તમ દેખાય આ વાત છે તમે કોની સામે જુઓ અક્ષર બ્રહ્મ નિરાકાર એની ઉપાસનાકાર નિરાકાર વાદીઓ પુરુષોત્તમ ની સામે જોતા નથી તેમ નથી દેખાતા મહત્વનું શું છે ક્યાં જુઓ છો બ્રહ્મરૂપ માની જોવાના કોને છે તો પુરુષોત્તમ કેમ નો દેખાય ક્યાં ઉભા મહત્વનું નથી ક્યાં જુઓ છો એ મહત્વનું નિરાકારવાદીઓ બ્રહ્મરૂપ થઈ ગયો પણ એવું પુરુષોત્તમ સામે જુએ નહી ક્યાંથી દેખાય ગોપનાથ ના આત્માનંદ આત્માનંદમાનંદ જેમને મેળાતી નિરાકાર બ્રહ્મવાદી જતા બ્રહ્મરે તે દેખાતું હ પણ પુરુષોત્તમ ની સામે જોવેષો ક્યાંથી દેખાય હવે તો સમજાય જ આ બતી સામે આ બાજુ બતી છે હું ત્યાં જવું તો આ મને કેમ દેખાય મારે આમ તો કરવું જ પડે ને ત્યાં ઉભા છો એ મહત્વનું નથી તમે કોની ઉપાસના કરો છો એ મહત્વનું છે તમે પુરુષોત્તમ ની ઉપાસના કરો છો ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ દેખાય પડે છે ને એમાં ખોટું હોય તો કે કોની સામે જોયે છે નિરાકારવાદીઓ નથી જોતા સામે નથી દેખાતા અને અક્ષરુપ થઈ ગયા હોય આત્માનંદ સામે જયારે રામાનંદ સામે કર્યો અને ગોપાલ યોગી નિરાકાર બ્રહ્મ ની સાથે એકરૂપ થઈને બેઠા હતા મહારાજ એમનો પોતાની મૂર્તિનો સાક્ષાત્કાર પોતે સામે બેઠા એમાં જોયું ચિત્ત ચોઈટ્યું સાક્ષાત્કાર પુરુષો તમને કહું તમે આપ સ્વયં કૃષ્ણ નારાયણ છો અને દેહ મૂકીને સામે દ્રષ્ટાંત છે એ સીધી વાત છે જ્ઞાન નું છે વાત ધ્યાનનું જોયું છે સારું હવે એ તો કઈ માનવાના નથી પણ આપણે એને પૂછીએ તો ભજન કરવું કઈ રીતે ભજન આજ રીતે જે એમ દેહ જીવમાં રહ્યો છે આ દેહમાં જીવ રહ્યો છે તો દેહ ને આકારે થઈ ગયો દેહરૂપ થઈ ગયો છે એમ પુરુષોત્તમ ની અંદર રહીને પુરુષોત્તમ ધારવાના છે તો પુરુષોત્તમ આકારે થવાય આ દેહમાં જીવ રહ્યો છે એમ પુરુષોત્તમ રૂપે થવા માટે જીવ દેહમાં રહ્યો તો દેહરૂપ થઈ ગયો એમ બાબુ પુરુષોત્તમની મૂર્તિમાં તમે અંદર જઈને પ્રવેશ કરીને થાવ તો તમે પુરુષોત્તમ થાવ નહી તો થવાય નહીં એટલે શું કરવાનું હું છું જ નહીં પુરુષોત્તમ જ છે શિવજી મહારાજ જ છે હલે છે તો શિવજી મહારાજ ચાલે છે જુએ છે તો શિવજી મહારાજ ચાલે જુએ છે ખાય જમે છે તો શિવજી મહારાજ જમે છે પીએ છે તો શિવજી મહારાજ પીએ છે સૂવે છે તો શિવજી મહારાજ સૂવે છે હું છું જ નહીં સર્વ ક્રિયા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ કરે છે એમ અખંડ ભજન કરવાનું એના તમારું ક્યાંથી બીજ પમાય પમાય ક્યાંથી બીજ હતી તમને લાગે છે સાચું છે એમ ચાલે શું ઈશ્વર ત્યારથી હાલે છે હજી હુધી ચાલે છે હજી ઓનલાઈને મને આમ બતાવ્યું હવે આ તમને બહુ સરસ વાત આવશે તમે કે ભાઈ તમે પ્રશ્ન તો એ વખતે થાય ને હરિભક્તોને સમતો નહી તમે ઈશ્વરચંદ્રાજી સામે આ વાત કરો છો પુરુષોત્તમ રૂપ થવા માટે પુરુષોત્તમની મૂર્તિ શ્રીજી મહારાજની મૂર્તિ એની અંદર પ્રવેશ કરવાનો અને પછી એમના મસ્તકે મસ્તક નાશિકા ના છે નેત્રે નેત્રે કાને કાને એવી રીતે મૂર્તિ ધારવાનું ને એવી રીતે એ જ જમે છે ને કરે છે ને એ છે ને થાય આપણે તો છીએ જ નહીં એમ પુરુષોત્તમ રૂપે ભાવે રહેવાનું પુરુષોત્તમને જોવાનું પુરુષોત્તમનું ધ્યાન કરવાનું એમ જ ભજન કરવાનું પણ આ હાથ પેઢી ચાર પેઢી પાંચ પેઢી થઈ ગઈ કોઈ આવું કઈ કીધું નથી કોઈ આવું કઈ કર્યું નથી તો આ ક્યાંથી પ્રશ્ન તો થાય ને કે ના થાય સાહેબ એમના માટે એમણે ખેલ કર્યો કેમ જવાબ તો દેવો પડે સૌ પૂછે ક્યાં છે રચનાત્મા નથી છે કોઈ શાસ્ત્રો નથી કોઈ ગ્રંથો માં મજાની વાત છો સાહેબ સાંભળ્યા વાંચ્યા કેટલી પેઢી સંતો ની વહી ગઈ કચ્છ ભુજમાં કેટલા સંતો મહાન મહાન વિ ગયા કેવા મોટા અચુદ્ધાજી સ્વામી જેવાને કેવા મોટા સંતો તો આ લખ્યું છે ક્યાં કોઈ કર્યું નથી કોઈ બતાવ્યું નથી અંદર પ્રવેશ કરીને પછી એને જોવાની ધ્યાન કરવાનું એ જ આખોથી ધારવાનું પુરુષોત્તમ છું નામ ભજન કરું એ ચાલે છે ખાય છે એ આપણે કરતા જ નથી આવું તો કોઈ કીધું નથી પ્રશ્નનો જવાબ તો ક્યાંય મળે નહી કારણ કે વચરામાં ઘુસાયું તો ઘૂસ્યા હવે ક્યાં ઘૂસ માર્યું કેટલું સમાધાન કરવું પડે ચિંતા બીજું લખવું પડે પ્રસાદી ના પત્રો આધાર લીધો આમાં તો કોઈને કઈ પ્રતિબંધ કે કઈ હોય ને જેટલું નાખો ને જેટલું ગાલો ને જેટલું કરો હોય ને પ્રસાદી ઠંડો પાડવા અને આ વાતને બધા ઠસાવી દેવા માટે પ્રસાદી ના આધાર લીધો કેવી રીતે લીધો તમને રસા ને કે સાંભળજો અને એ વખતે શ્રીજી મહારાજ પત્રો લખાવતા હસ્તલિખિત સામે વગેરે કોઈ સંતો હોય બધા કોઈ પાર્ષદો હોય બધા જેની પાસે લખાવતા હોય એ પત્રો પછી ગામડે મોકલતા સંતો ઉપર મોકલતા હોય તેની છાપકાના નહોતા એટલે બધા પ્રસાદી ના શબ્દો જાણીને હો હાથ લીખિત લખી લેતા હોય એ બધું બધું થતું ફરતો હોય એમાં એક પત્ર આ ઘણા છે કંઈક પચાસ બાવન પત્રો છે આ પણ એમાં એક જ પત્ર છે આ હું તમને વાત કરું છે હું પેલા વાંચું તમે સમજવા કોશિશ કરજુ સર્વે શુભ મુક્તાનંદ સ્વામી આદિ પરમ સર્વે સુતા બેઠા કામકાજ કરતા નિશ્ચિત આંખના મટકા જીતજો શ્વાસો શ્વાસ સ્વામિનારાયણનું ભજન કરજો નેત્રની વૃત્તિ એકાગ્ર રાખજો મિશોન મિશ દ્રષ્ટિએ થાવા દેશોમાં અંતરકરણના જાણતાલ સાક્ષી ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે ત્યાં પ્રાણ અપારની ગાંઠ જ્યાં પડે છે ત્યાં જ તેજનું ઘર છે હૃદય આકાશ વાત કરે છે અને આ ચક્ર દાભી જે આ ત્યાં છે એની વાત કરે મૂળ આત્મા કે જ્યાં થી આ બધું થાય છે કારણ કે એ જાણતા દ્રષ્ટા છે અંતકરના જાણતલ સાક્ષી ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે ત્યાં પ્રાણ અપાન વાયુની ગાંઠ પડે છે ત્યાં જ તેજનું ઘર છે જે આત્મારીઓ છે ત્યાં તેજ જ ઠેકાણે પ્રવ છે તેજ જ ઠેકાણે અનાહ ચક્ર છે ત્યાં જ વજ્ર કમાળ છે તે ઢગલો છે તેંત સૂર્ય ચંદ્ર સમ તેજ છે તે દસમો દ્વાર છે તેઠ ચક્ર નો માર્ગ છે ત્યાં જ માર્ગ છે તે બ્રહ્મલોક નો માં જવાનો માર્ગ છે તેણે સુષુમા નામે નાળી રહી છે તે ઠેકાણે જીવ છે તે ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખ પર્યંત સર્વે અંગનું ચિંતવન કરવું પોતાની આંખમાં પ્રભુની આંખ જોવી કાનમાં કાન જોવા પગમાં પગ જોવા નખમાં નખ જોવા એ આદિ સર્વે અંગને જોવા પોતાના જીવાત્મા અક્ષરબ્રમના ગુણ ધારવા પ્રત્યક્ષ પુરુષો તેની આંખ વડે તેને જોવા હીરે હીરો હું તો જીવ ચૈતાત્મક પામો છું એવી રીતે પછી આગળ આગળ આગળ હવે આમાં જે કહ્યું એટલે કોઈ પણ નામ થઈ જાય શ્રીજી મહારાજે લખીને કહ્યું છે તો પછી તો આમાં જ ને મોટું બંધ થઈ જાય હવે જે વચરામ કરતા હોય પેલી વાત એટલા માટે આમાં ઈશ્વરચરણદાસજી સ્વામી ડાયરેક્ટ રીતે પ્રકાશનમાં નથી આ પત્ર સંત ઓગણીસો માં પુસ્તક પ્રગટ થયું છે પુસ્તક રૂપે વચનામૃત નું સંકલન ને મહાયજ્ઞ ચાલે છે જે કરે છે પ્રત્યાર કરવાનું એ સંવત ઓગણીસો સિત્તેર ની આસપાસ થી લઈને ઓગણીસો બ્યાસી માં થયું પુસ્તક વચ્ચેનો ગાળો આ છે ચાર પાંચ વર્ષ પહેલા નું પ્રકાશન થયું રહસ્ય અર્થ પ્રદીપીટિકા એ પહેલાના ચાર પાંચ વર્ષ પહેલાનું આ પ્રકાશન છે સંમત ઓગણીસો અઠ્યોતેર આ છે માધવલાલભાઈ કોઠારીયા બહાર પાડ્યું છે ડાયરેક્ટ ઈશ્વર સ્વામી નથી પણ કઈ રીતે પકડાય અર્પણ કર્યું છે એ શ્રીયુજી બલદેવભાઈ વલ્લભભાઈ અનન્ય સેવક છે પૈસા ટકે મોભાદાર વ્યક્તિ છે ગમે ત્યાં ગમે ત્યાં કામ કરાવવું તો દોડી ગમે તે મુશ્કેલીમાં એ દોડીને કામ કરનારું કોઈ એક વ્યક્તિ તો મોટું હોય તો એ બળદેવભાઈ વલ્લભભાઈ આ સિદ્ધાંત ને આ બધો ઈશ્વરચંદાજી જે કામ કરે છે એને પ્રસ્થાપિત કરવા માટે કેટલું દોડે છે એમને અર્પણ પુસ્તક થયું છે ક્યારે અર્પણ થયું હોય સમજાય છે ને કાંઈ ક્યાં જાય છે બીજું નામ છે અને બીજી વસ્તુ એ છે એમાં લખે છે શ્રીજી પોતે જે કાગળો લખતા અગર લખાવતા તેની નકલો કરી લેવાનો રિવાજ એ સમયે ચાલતો હોય એમ લાગે છે કારણ કે છાપખાનામાં છાપખાના તેવા વખતમાં નીકળેલા નહોતા એટલે પણ સાધુઓ તથા હરિજનો પાસે આ કાગળોની નકલો હોય એ સ્વાભાવિક છે મને પણ આવી નકલોના ગુટકા બે ત્રણ સાધુઓ પાસેથી મળેલા અસલ નહી ગામના હરિજનો પાસેથી પણ પ્રસાદીના પત્રો મને બતાવેલા અને તે ઉપરથી નકલો કરાવતા હવે સાંભળજો નકલો કરાવતા કદાચ કોઈ ઠેકાણે શબ્દોમાં ફેરફાર હોય તો પરસ્પર મેળવવામાં ઉપર જણાવેલા નકલ કરેલા ગુટકાઓ મને બહુ કામમાં આવ્યા પણ આ ગુટકા નકલી દેનારમાં જે બે સાધુના નામ છે ગોપાલચંદ નામ લખ્યું છે અને બીજા ધર્મ સ્વરૂપ દાસ શાસ્ત્રીજી શાસ્ત્રી ધર્મ સ્વરૂપદાસજી લખ્યા છે એમણે એના નક્કલ કરેલા ગુટકાઓ આપ્યા મતલબ કે સક્રિય અને એમણે આને સંસ્કૃતમાં શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખવાના માટે આ રહસ્યર્થ ટીકા માટે આ સિદ્ધાંત માટે કટ્ટર પડે હવે આમાં શું ન કરે એ શ્રીજી સંમત વિશિષ્ટાદ્વેજ સિદ્ધાંત સાગર ગ્રંથ પછી કહીશ પણ તમને સમજાય કે આમ કટ્ટર રીતે જોડાયેલા છે એમને નકલો આપી છે એમની સાથે મળીને કામ થયું છે હવે બાકી શું હોય હવે તમે ફરીથી એ પત્રને સાંભળો તમને તરત ખબર પડશે વાત બદલી તમને આ અભ્યાસ ના હોય છે તે છે કે સુસુમના નાડી છે એ જે જીવ તેમાં ભગવાનની મૂર્તિને નખશિખા પર્યંત ધારજો ક્યાં જીવમાં ભગવાનની મૂર્તિ નખશિખા ધારક્ષિકામાં નાખ કાનમાં કાન જો હાથમાં હાથ જો પગમાં પગમાં જીવમાં મૂર્તિ ધારતા તા એમાં દેહમાં ક્યાંથી આવી ગયા પૂગમ આથમણો ન થયું જીવમાં મૂર્તિ નકશીકા ધારજો એમાંથી પાછું તરત આમ કેમ આવ્યું પોતાના પોતાના કાનમાં કાન જોવા આંખમાં આંખમાં પગમાં પગ જોવા એ તો વાત આવતી જ નથી બદલાચમાં પાછું જીવાતમાં અક્ષર ભ્રમ ગુણ ધારવા તો એ વચમાં ક્યાંથી આવ્યું હોળી પાછું પાછું ફેરવી અને જે માને છે એ પાછું આવ્યું અક્ષર થી પાર પ્રત્યક્ષ તેની આંખ વડે તેને જોવા આ હાલતું જ નહોતું પ્રકરણ હીરે હીરે પ્રભુત્મક વાંચું તમે જોયું એમાં તમને કઈ શંકા થાય તે જો આ આટલું કાઢી નાખ્યા પછી તે જ જીવ રહ્યો છે તે જ પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નકશીખા પર્યંત સર્વે અંગનું ચિંતવન કરવું એવી રીતે નિરંતર ભજનમાં રહેજો તેનું નામ ભક્તિ કહીએ તેનું નામ ભક્તિ કહીએ આ વચમાં નાખ્યું આવું છે એટલે પેલી વાત તો એક સિદ્ધાંત પાછું એક વસ્તુ એ લખી છે આગળ પ્રસ્તાવનામાં તમે જોયું એમાં તમને ખબર પડશે કે આ પ્રસાદીના પત્રોમાં અખા ને કબીરના અખે ગીતાના વખાણ છે વચનામૃતમાં તો ના પાડી છે કે અખાને કબીરના કીર્તન છે આથી બીજા પત્રો વચનામૃત સાથે વિરોધ જણાય છે પણ સંતોને પૂછ્યું કે આમાં અદ્વૈત નિરાકારવાદનું પ્રતિપાદન કેમ તો સંતોએ કહ્યું કે તે વખતે એવું પ્રકરણ ચાલતું હોય એટલે એવો પત્ર લખ્યો દાદુ અમારે એ કેવું છે એ વખતે જે પ્રકરણ ચાલતા હોય એ સિદ્ધાંત બનાવી દેવાના ના હોય એમ તો એકસો ચૌદ પ્રકરણો ફેરવ્યા તો શિક્ષાપદ અર્થ શું આચરણ કે નક્કી કરવું પ્રમાણે કે આ પત્રો ફરતા એને આધારે વચના બસો બાસઠ છે એમ તો પૈડાસી એમ કે છે હજાર જેટલા હશે તો એ બધું ખોલો અને ભેડું કરો તો મોત થાય એનું કારણ છે કે કે ગામ કોણ માણસ કેવો સમાજ કેવો સમય કેવો દેશકાળ કેમ લખ્યું એ બધાનો નિચોડ કાઢીને બસો બાસઠ અને જો એ જ બધું અનુસરવાનું હોય તો વચરામત બસો નો અર્થ શું છે અને આ બધા પત્રો ઉપર આચરણ સિદ્ધાંત નક્કી કરવાનો હોય તો શિક્ષાપત્રી વચરામત નું કામ શું છે સિદ્ધાંતરૂપ ગણવાની શિક્ષાપત્રી વચરામૂ આના ઉપર સિદ્ધાંત ઘડાય એટલે અભિપ્રેત છે બાકી ન તમને કોઈ જગ્યાએ ક્યાંય મળે નહીં ગોપાળા સામે ગુણાત્તાન સાહિત્ય ક્યાંય તમને ક્યાંય વસ્તુ મળે જ નહીં મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિનું ધ્યાન કરવું ક્યાંય મળે નહીં કોઈ બતાવો કોઈ જગ્યાએ એટલે મારે વિનંતી છે મૂળ સંપ્રદાયમાં કોઈ કોઈ જગ્યાએ કોઈની ભૂલથી કે ગમે તે કે ભાવથી કે મહિમાથી આ પત્રો છપાય હોય અને એમ ક્ષેત્રોમાં પાછું એવું લખાઈ ગયું હોય કે આ પત્ર છે ને શ્રીજી મહારાજ લખ્યો અઢારસો બાસઠ સિક્ષી માં લખ્યો છે અને પાછું એવું ભૂલથી લખી ગયું જે હોય તે મહિ માંથી ગયું ગોપાલનંદ સ્વામી આ પત્ર આધારે આવું ધ્યાન સત્સંગમાં બહુ પ્રવર્તયું હતું ક્યાં છે ગોપાલ સાધુ અઢારસો માં થયા સમત અઢારસો ચોસઠ માં શ્રીજી મહારાજે જે કહ્યું કીધી વચરામાં સંપાદન કર્યું એમણે એના આધારે કર્યું છે એ એક આ પત્ર ઉપર જ આખા ગોપાલ સામે છે કોઈ બાળકને મગજમાં ન ઉતરે પ્લે આવું લખાયું હોય માવત દંડવત કરીને કઉ છું શ્રીજી મહારાજના સિદ્ધાંત અને ગોપાલનંદ સ્વામી નો સિદ્ધાંત ખુદ ગોપાલન સામી આપણે અપરાધ કરીએ છીએ અને એમ એમ તમે લખો કે બોલો કે મોટા મોટા સંતો પણ આમ ધ્યાન કરતા તો આખી નાન સંત પરંપરા એ બધા જે સંતો ભક્તો શ્રીજી મહારાજ સમેત બધાનો અપરાધ થાય કોઈ આવું ધ્યાન કર્યું નથી જો કર્યું હોય તો ગોપાલ સાહેબો હોય જો કર્યું હોય તો ગુણાતીતાન સાહેબો હોય જો કર્યું હોય તો નિર્ગુણના સ્વામી વાતો અમદાવાદ પ્રકાશિત થઈ એમાં હોય કહ્યું હોય તો એનું ભજન કરવું ને આ પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ નું ભજન કરવું એવી કઈ જગ્યાએ છે સાહેબ એવું ક્યાંય મળે તમારો જોડો મારું માથું તમે વાંચ્યું છે એટલે દંડવત પરિણામ સાથે શ્રીજી અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોના હિતમાં માન અહંકાર બધું છોડી હરિશરૂપ કીધું એટલે અમારે નથી માનવું એવું ના કરશો શ્રીજી મહારાજના સિદ્ધાંતને સાચવવા માટે આપણે ગમે તેવી ભાવના હોય તો પાછા વળીને આપણે કંઈ લખાયું હોય કંઈ છપાયું હોય કંઈ બોલાયું હોય એ આજથી પ્લીઝ વિનંતી કરું છું ગોપાળાનંદ સ્વામીને ખાતર નંદ સંતોને ખાતર શ્રીજી મહારાજને ખાતર એ બધું દૂર કરી દેજો ધતે દાળે સત્સંગને બહુ મોટું નુકસાન થશે જે તમને આજે નહીં ખબર પડે સત્સંગ ફસાઈ જશે કોઈ મૂળ સંપ્રદાય મૂળ સંપ્રદાય સિદ્ધાંત નહીં બચે ક્યાં ઉભું રહેશે ખબર નહીં પડે એ પાછા વળી જાઓ ભલે જે હોય તે આપણી આપણી આપણી જે કોઈ માન્યતા હોય હું તો પેલી વાત એ કરું કે પેલા વચનો શ્રીજી મહારાજના હોય પછી બીજા જો તમે શ્રીજી મહારાજને જ પેલા ના રાખો અને પછી બીજાને જ પેલા રાખો તો શ્રીજી મહારાજની ઉપાસના ક્યાં રહી એની નિષ્ઠા ક્યાં રહી એના વચનોને મૂકીને આપણે બીજા વચનો અનુસરીએ આપણે ગોપાળને વાતોમાં ન મળે તમે એને ગુરુ માનતા હો એમાં ન મળતું હોય એને તમે પ્રવર્તન કરો કે આમ ગોપાળાની સામે આવી રીતે ધ્યાન કરવાનું કહ્યું છે પ્રતિલોમનું કહ્યું છે કે મૂર્તિના અંદર પ્રવેશીને કરવું એવું ક્યાં લખ્યું છે માટે થોડુંક સ્થિર બુદ્ધિ વિચારવા જેવું છે આપણને થાય કે આ મોટાનું કરેલું છે સમજો શ્રીજી મહારાજની વખતે પણ મોટા મોટા સંતો હતા જ છતાંય સૌના સમજણમાં ફેર રહેતો તો નહીં સૌને અમુક વેગ ચડતા આપણે શ્રીજી મહારાજને પકડવાના હોય આપણે ગોપાલંદ સ્વામીને પકડવાના હોય મોટા હોય તો ઊભું રહી જવાય પેહલા શ્રીજી મહારાજ એમ રાખશો તો સંપ્રદાયનો સિદ્ધાંત બચશે ને સંપ્રદાય બચશે બાકી તો નવું નવું અનેક ઊભું થવાનું અને મોટા પુરુષોને ઓથે જ ઊભું થતું હોય છે રાખો સિદ્ધાંત શ્રીજી મહારાજનો વચનામૃતનો શિક્ષાપત્રીનો એ સત્સંગી જીવન સત્સંગી ભૂષણ હરિ લીલામૂર્ત હરિ ચરિત્રામસાક્ય સુધા સિંધુ એ બધાને પકડ હું એમ કઉ છું એમ માનીને નહીં પણ આ અભ્યાસ કરીને તમે આ પ્લીઝ જે કાંઈ એવી ક્લિપ્સ હોય એવું સાહિત્ય હોય એને હટાવો એ સંતો ની સેવા છે એ જ સંપ્રદાયની સેવા છે એ શ્રીજી મહારાજની સેવા છે કારણ કે આ સિદ્ધાંત બચાવવાની વાત આવું બોલું છું એ જીવ બાળી છે એટલે જ બોલું છું અને દુઃખ એ વાત છે કે આપણા મૂળ સંપ્રદાયમાં ભળતું જાય છે મૂળ સંપ્રદાયના સંતો ભક્તો આવું કરતા થાય છે પ્લીઝ તમને આવો વિચાર કેમ નથી આવતો ગોપાલ સાહેબ ને આવું નથી શીખવાડ્યું આપણે શ્રીજી મહારાજ ક્યાંય નથી શીખવાડ્યું તો શ્રીજી મહારાજને મૂકીને બીજું માનવાનું પેલા આ રીતે આપણે કરીએ ને ભજન તો તમે જો અંત્યનું છવ્વીસમું વચના પર છે ધ્યાનથી શ્રીજી મહારાજના વચનો છે આ શું ન ગમે અને શું ગમે એ અંત્રીસ માં વચ્ચે પેલા આ વરસ્યાર્થમાં બાપાશ્રીને નામે ઈશ્વરચંદ્રમે શું પ્રતિપાદન કર્યું પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ભજન ધ્યાન કરવું એ સૂત્ર યાદ રહ્યું નહી મહારાજ શું કે છે હવે તમારે નક્કી કરવાનું એટલે પોતાને ભગવાન ને જે અભેદપણે ભજે તે ન ગમે પહેલું આવ્યું ભગ પોતાને અને ભગવાન પુરુષોત્તમ પર્વ ભજવાય ભેદપણે થયું આ શું થયું પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ભજવાય એટલે શું થયું અભેદપણે ભજવા થયું તો એ ટીકા ટિપ્પણીમાં શું કે છે કે જે કોની વાત છે પોતાને નામને ભભેદપણે ભજે તે ન ગમે એમ કહ્યું તે શું તો પરબ્રમ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી સેવક પણ ન રાખે તે અભેદપણે ભજા કહેવાય આ અર્થ કર્યો હું ભગવાન છું એમ માની સ્વામી સેવકપણું ન રાખે એ અભેદપણે ભાઈ કહેવાય બરાબર તો આમાં શ્રીજી મહારાજ એવું નથી કેતા એક શબ્દ કહો શું અને પોતાને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે આમાં શું કઈ માને આ માનવાની વાત નથી હું પુરુષોત્તમ છે છું એવું જે માને એ અભેદપણે ભાઈ જ્યા કહેવાય આમાં માનવાની વાત નથી શું વાત છે ભજે માને તો નિરાકાર વાદ્યો કે હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એ માને તો શ્રીજી મહારાજ એમ કે પોતાને ભગવાનને જે અભેદ પડે માને તે ન ગમે માને એમ નથી કહ્યું પોતાને ભગવાનને જે અભેદ પડે ભજે સ્પષ્ટ કયું ભજે તે ન ગમે માનવાની વાત નથી કરી સાહેબ તમે ગુલ્લી મારી માને નિરાકાર વાદ્યો હું બ્રહ્મ છું પછી મારે કઈ કરવાનું નથી આ ભજવાની વાત કરી છે અને તમે જે શીખવાડો છો ભજવાનું જ શીખવાડો કે આમ ભજન કરું શું હવે તો મહારાજ હાલે છે મહારાજ જમે છે ને મહારાજ સુવે છે મહારાજ જમે છે આપણે કઈ કરતા નથી અને પુરુષોત્તમની મૂર્તિની અંદર પૂછી પુરુષોત્તમને જોવા એ અભેદપણે તમે ભજાવો છો ધ્યાન કરાવો છો મનાવતા નથી એક શબ્દ ઉપર જુઓ પાછું પણ આત્મા તે રૂપ પોતાને રૂપ માનવાની વાત આવે છે અને મહારાજ પાછું ચોખ્ખું કરતા જાય છે આત્મા રૂપ ન માને તે ન ગમે આ માનવાની વાત કરી ત્યાં ભજવાની વાત કરી જો એક શબ્દ જુઓ અને પોતાના દેહ થી વ્યતિરિક્ત પોતાનો આત્મા તેને ભગવાન ભક્તિ કરતો હોય એ ગમે બ્રહ્મરૂપ ની વાત આવી સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાન ની અચલ ભક્તિ કરતો હોય તે ગમે આખો સિદ્ધાંત ખોટો છે મહારાજ પોતે જ કે છે ઉપરાંત આ નાદ વચનાત્મા પ્રારંભમાં ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કોણ એના લક્ષણ કરતા બતાવે છે પંચ વર્તમાનમાં હોય પોતાને બ્રહ્મરૂપ માને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા સંત એને દેવ જેવા ન જાણો મનુષ્ય જેવા ન જાણો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે કોણ પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ઉપાસના કરે એ સંત આમાં શું કે છે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભજે એ બરાબર હવે તમારે નક્કી કરવાનું આપણે કોનું માન્ય શ્રીજી મહારાજ માનવું ગોપાલ સાહેબ માનવું કે પછી આ રહસ્યા ટીકામાં જે બાપા શ્રી નામે લખે એ માનવાનું તમારે નક્કી કરવાનું છે ભાઈ હું ધ રસ્તે ચડી ગયા છીએ પ્લીઝ આપણા ગ્રંથોને એને અભ્યાસ કરીને એ પ્રમાણે સ્વીકારાય હું કઉ ને મોટા હોય માનીએ આદર રાખીએ સેવા કરીએ દ્રોહ કોઈનો ન કરીએ પણ મનાય તો બાપનો એ આપણે શીખવાડીને ગયા છે એ આપણી આખી નંદ પરંપરા આપણને શીખવાડીને ગઈ છે જોજો આમ જ કરજો એ ભુજમાં કેટલા સંતો ગયા બધા એમ જ ભજન કરાવીને ગયા છે હવે આપણે આપણામાં કઈ રીતે ભજન કરાવે છે વૃંદાવન વિહાર અંતિચિંત કૃષ્ણમ મૃદિ ચિંતએ ક્યાં ચિંતન કર્યું હૃદયમાં દેહને આકારે થઈને હું મહી પ્રવેશ કરી પછી ચિંતવન કરું છું લખ્યું છે સરસ વચના બતા હોય છે મહારાજ શીખવાડે છે આપણે માનવું ન માનવું હોય તમારી વાત શ્રીજી મહારાજ શીખવાડે છે બઉ સરસ છે તમને ફાવે છે ને સાહેબ એક બાકી શ્રીજી મારે નથી રાખ્યું પણ આપણે માનવું જ ન હોય તો અને આવું જેટલા વચના બતાવીશ ને એમાં ઈશ્વરચનતા છે સાહેબ બહુ કઈ ટીકા ટીપ્પણ કરી જ નથી ફટફ બે વાક્ય લીખી નીકળી ગયા કારણ કે માથે આવે એને જે ગોખાવવું છે એ નડે બાકી બીજે હજાર ગણી મહેનત કરી છે આ વચનાઓ ઉપર કાંઈ નહીં ટપ ટપ ટપટ કરીને ઠેકીને વિજ્ઞા ઈશ્વરચંદાજી સામે મને વિરોધ નથી મૂળ સંપ્રદાયના સિદ્ધાંત કપાઈ રહ્યા છે મહિમાને ઓથે આ થોડું મિશ્રણ થતું જાય છે એટલે મને તો આમ ક્યારેક ક્યારેક આંસુ આવી જાય છે કે આ સંપ્રદાયને શું થવા બેઠી છે જેને સમજવું હોય એ જ સમજતા નથી કે આવું આ મૂર્તિમાં પ્રવેશ કરીને મૂર્તિનું ધ્યાન કરવું ક્યાંય આપણા બાપે શીખવાડ્યું નથી કોઈ નંદ સંતે શીખવાડ્યું નથી ને ક્યાંથી બચમાંથી આપણે આ શીખ્યા અને આપણે એનું પ્રવર્તન કરીએ છીએ અને કઈ વિચાર્યા વગર આપણે એને ફોલો થાય છે વિચાર્યા વગર પ્રતિપાદન કરીએ છીએ વિચાર્યા વગર આપણે બીજાને શીખવાડીએ છીએ આખો સંપ્રદાયથી વિરુદ્ધ સિદ્ધાંત અને વિરુદ્ધ પંથ એનું આપણે કેમ અપનાવી લીધું અને બાપનું કેમ એક બાજુ રહી ગયું આ જીવમાં મળે સાહેબ અને આપણે જ આશ્રિત જે મૂળ સંપ્રદાયને એ જ સંતો ભક્તો એનું રક્ષણ નહીં કરે તો કોણ કરશે શ્રીજી મહારાજ કે છે ભગવાનનો એકાંતિ ભક્ત એવો જ યોગીશાસ્ત્ર યોગશાસ્ત્ર બેનો મત એક વાસુદેવ પરાય નારાયણ પરાય જાણે છે એ યોગી કઈ પ્રકારે ભગવાનમાં વૃત્તિ રાખે કેમ પોતાના મનને ચલાવે તે મન ભેળી કેમ મૂર્તિને રાખે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે કેવી રીતે બહાર ને વૃત્તિ રાખે આ બધું કાંઈ બાકી રાખ્યું પછી મહારાજે કહ્યું છે જેમ જળનો ફુવારો હોય એને યોગ્ય કરીને ઘૂમરી ખાયને જળ ઊંચું ઉછળે તેમ અંત રૂપે જે ફુવારો તેની વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિયો દ્વારા ઉછળે છે તેને જે યોગી તે બે પ્રકારે કરીને વૃત્તિને કરીને પોતાના હૃદય સાક્ષી રૂપે રહ્યા આવ્યા છે વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે અને બીજી વૃત્તિ તેને તેને તે તેને તો દ્રષ્ટિ દ્વારા કરીને બહાર રાખે અને તે વૃત્તિ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે પણ નકશીખા પ્રેમ સમગ્ર મૂર્તિનું ભેળું ચિંતન કરે પણ એક એક એક એક એક એક એક એક એક એક એક અંગનું જુદું ચિંતન ન કરે જે મોટું મંદિર હોય તેને એક ભેળું જોઈએ તે મોટા પર્વત હોય તેને એક જોઈએ તેમ જ ભેળો જોઈએ એવી રીતે ભગવાનના સ્વરૂપને જુદે જુએ પણ એક એક અંગ ન જુએ અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે મૂર્તિને પડખે બીજું કાંઈ પદાર્થ એ તો મૂર્તિને ઢૂકળી લાવે આ જેમ છોકરાઓ પતંગ ઉડાડે છે એમ મૂર્તિની વાત કરી એને એવી રીતે મૂર્તિને બહાર લાવે એવી રીતે સ્વત્રત્વ બધા એના યોગશાળા સાધે અને મન બુદ્ધિચિત્ત અહંકાર તે દ્વારા પણ ભગવાનની મૂર્તિને ધારે અને ઇન્દ્રિયોને અંતરકારી સર્વેને સાંખ્ય વિચારે જુદા કરીને સાંભળજો એકલા ચૈતન્ય વિશે ચૈતન્યને વિશેષ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને ધારતા અંતર અંતરમાં બહાર ધારી હોય અને તે એ કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આવે તો વિક્ષેપ પણ મૂર્તિને ધારવે કરીને જ સમાધાન કરે પણ મૂર્તિને ધારવી તે મૂકી ન દે બહાર કે અંદર ધારી હોય અને ક્યાં ધારવાનું કહ્યું એકલા ચૈતન્ય વિશે ભગવાનની મૂર્તિને ધારે આમાં મૂર્તિ અંદર જઈને મૂર્તિને ધારવાની વાત ક્યાંય આવી આ ચોથું વડતાલનું વચના વાંચ્યું હવે આઠમું એમાં કરોળિયાની વાત કરી છે એક સ્તંભ છે તે ભગવાનની મૂર્તિ છે એક છે જીવનું અંતકરણ છે અંતકરણ છે એક બાજુ મૂર્તિ છે કરોળિયો જીવ છે અને એની લાળ છે વૃત્તિ છે અને ત્યાં એક સ્તંભ ઉપરથી બીજા સમય જાય છે ક્યારેક બે સ્તંભને બે છે મધ્ય બે છે તેમ કરોલિયાને જીવ છે મૂર્તિ છે તેવી રીતે અંતઃકરણ છે લાલને ઠેકાણે વૃત્તિ છે એમ ધારતો ધારતોક્ષ્મને કારણે ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મા થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે આત્મા રૂપ થઈને પરમાત્માના સ્વરૂપ ની વિશે વૃત્તિ ને અંદર પ્રવેશ કરીને વાત આવી સાહેબ એનાથી મીઠી મધ જેવી વાત આ જાણ પણ આ રૂપ દરવાજાનું અંત્યનું નવમું વચનામૃત છે કે કેવી રીતે ભગવાનને ધારવા તો ત્યાંય પણ દ્રષ્ટાંત આપ્યું કે જાણપણારૂપ જે ભગવાન દરવાજો ત્યાં સર્વે સંત ઉભા છે અને જાણપણા માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેડું પોતાના હૃદય વિશે ધનશ્રી આદિક માહિતી પદાર્થને પેશવા દેતા નથી અને ભગવાન ધાર્યા છે તે ઠેકાણ કોઈને પેશવા દેતા નથી સાવધાન થઈને ઊભા છે ત્યારે કોઈને પ્રશ્ન થાય જે ડગતા નથી ત્યારે દેહની ક્રિયા ખાન પાનાથી કેમ કરતા હશે તો ત્યાં પાણીયારી નું દ્રષ્ટ રાખે જે કુવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મૂક્યો તેની પણ સુરત રાખે છે અને રખે કુવામાં પડી જાવ અને બીજી વૃત્તિ કરી કૂવામાંથી પાણી સિંચે છે બીજો દ્રષ્ટાંતર આપણે જેમ કોઈ પૂરું ઘોડે ચોડ્યો હોય તો પેગડામાં પગ હોય ત્યાંથી રાખે લગામ પકડી ત્યાં સુરત રાખે દોડતા થકા ઝાડ આવે ખાડો આવે ત્યાં સુરત રાખે એવી રીતે સર્વે સાધું છે તો અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે અને દેહની ક્રિયા પણ કરે છે પણ પોતાની સ્થિતિમાંથી ડગતા નથી તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું પણ બીજા પદાર્થ થવા દેવા નહીં હવે બધામાં એક જ વાત આવે છે હૃદયમાં મૂર્તિને ધારવી જીવમાં મૂર્તિ ધારવી એક લોચો ક્યાં કરે છે આવી રીતે ભજન તમે જોવો ને પેલાનું પ્રથમ નું પાંચમું પંદરમું સત્તરમું એકવીસ બાવીસ એકવીસ બાવીસ ત્રેવીસ જોઈ લો બધામાં આ ભગવાન આ રીતે ધ્યાન ભજન નિવૃત્તિ શીખવાડે છે હવે જે માથાકૂટ કરે છે એ આ છે પ્રતિલોમ ધ્યાન પ્રતિલોમ નો અર્થ શું છે ઇન્દ્રિયોની વૃત્તિ બહાર ફેલાવવી બહાર ફેલાય અત્યારે આપણે બેઠા છીએ અનુલોમ વૃત્તિ બેઠા છે અનુલોમ બાર અનુસરવું બહાર ફેલાવી ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ કહેવાય એ ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળી અંતરસન્મુખ કરવી આત્મા સન્મુખ કરવી એનું પિંડી કરીને આત્મા ધ્યેય સ્વરૂપમાં જોડવી એને પાછી વાળવી એને પ્રતિલોમ કહેવાય ગાયો ફરવા ગઈ ચરવા ગઈ એ અનુલોમ થાય ઘરે પાછી ફરે એ પ્રતિલોમ કહેવાય પાછા ફરવું એને પ્રતિલોમ કહેવાય આખા યોગ સૂત્ર શાસ્ત્રમાં એને પ્રત્યાહાર કહે છે ઇન્દ્રિયો જે આહાર કરે છે ત્યાંથી પાછી વાળી અને અંતરસન્મુખ ધ્યેય સન્મુખ કરવું એને પ્રત્યાહાર કહેવાય યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાનને સમાધાન યોગમાં એને પ્રત્યાહાર કહે છે જ્ઞાની ધ્યાની યોગી એને પ્રતિલોમ કહે છે અંતર વૃત્તિ કરવી એને પ્રતિલોમ કહેવાય અને બાર વૃત્તિ ફેલાય એને અનુલોમ કહેવાય પાછી વાળવી અંતર કરવી વૃત્તિ આત્મા કરવી એને પ્રતિલોમ કહેવાય આ લોકો શું શવાડ્યું છે ખોટું કોઈ પણ શાસ્ત્ર માં મળે ન એવું કે છે ભલે તમે હૃદયમાં મૂર્તિ ધારો પણ બહાર નીકળીને બાર સન્મુખથી આમ જુઓ તમે તો એ અનુલોમ થયું ધ્યાન અને જયારે તમે મૂર્તિ અંદર પ્રવેશ કરીને મૂર્તિને જુઓ ધ્યાન કરો ત્યારે પ્રતિલોમ ધ્યાન કહેવાય સાહેબ આ ક્યાં બતાવ્યું છે એ ઓલ ઓવર ધ વર્લ્ડમાં નથી આ કોઈ યોગશાસ્ત્રમાં નથી આખું યોગશાસ્ત્ર ફંફોડી લે પતંજલિ યોગશાસ્ત્ર ઓથેન્ટિક ગણાય એમાં પ્રત્યાહારનો તમે ચેપ્ટર લઈ લો તમે એ જે સમાધિને ધ્યાન કરનારા જે છે યોગસાધના એ અનાથ ચક્ર હોય નાભી ચક્ર આ અનાથ ચક્ર કંઠમાં નાદના ભ્રુમધ્ય સહસ્ત્ર કમળમાં એ એના ધ્યાનના કેન્દ્રો છે ત્યાં વૃત્તિને ઠરાવવી એ બધી વૃત્તિને પ્રત્યાહાર કહે છે પાછી વાળવી અને આ ખોળી લેવા હૃદયમાં ધારો જ્યાં ધારો બહાર ધરીને મૂર્તિને તમે જુઓ ને ધ્યાન કરો ને ભજન કરો તો એ અનુલોમ વૃત્તિ કહેવાય ધ્યાન અનુલોમ ધ્યાન કહેવાય મૂર્તિની અંદર પ્રવેશીને તમે મૂર્તિને જુઓ ને ધ્યાન કરો ને એવી રીતે ભજન કરો એવી રીતે ધ્યાન કરો મૂર્તિની અંદર પ્રવેશીને તો એ પ્રતિલોમ ધ્યાન કહેવાય પેલા આ એક ભ્રમ કાઢી નાખો આ છે આ ઉપર તિલમ ધ્યાન કેવાય આ કેટલું બધું જૂઠું શીખવાડી દીધું એમાં ભલ ભલા એમાં આવી જાય છે કે પછી મૂર્તિને તમે બારીને ધારો અને હૃદયમાં ભલે દારો પણ એમ તમે બહાર રહીને જો તમે જુઓ અને નીરખો ને વજન કરો ધ્યાન કરો તો અનુલોમ ધ્યાન કેવાય મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિ ને તમે નેત્ર ને જુઓ ધ્યાન કરો તો જ પ્રતિલોમ ધ્યાન કહેવાય ઓહો હો અર્થ ક્યાં છે આપણને તો ધોળે ધારે આમ તમર આવી જાય આપણને તો શ્રીજી મહારાજે આ શીખવાડ્યું કેવી રીતે ભજન કરવું કેવી રીતે હૃદયમાં મૂર્તિ ધારવી જાણપણા દરવાજે રહેવું કેવી રીતે કરવું સ્પષ્ટ ભજન કરી દીધું દેખાડી દીધું ધ્યાન દેખાયું ભજન દેખાયું એનાથી નહી ગોપાળાનંદ સ્વામી તો માનો છો ને હવે બે ત્રણ વાત તમને કહી દઉં આ મારું માનવાની વાત નથી આ ગોપાળાનંદ સ્વામી ની એની જ માનવાની વાત હું કરી શ્રીજી મહારાજ બતાવી દીધું કે વચનાત્મક ક્યાંય શીખવાડ્યું નથી કે આ મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિનું જોઈને ધ્યાન કરવું અને એને અનુલોમ પ્રતિલોમ કહેવાય તમને ખબર ના પડતી હોય તો કોઈ યોગ્ય પૂછી લેજો કોઈ સાધકોને પૂછી લેજો શાસ્ત્રો વાંચી લેજો કોઈ વિદ્વાનોને પૂછી લેજો ભાઈ અનુલોમ પ્રતિલોબ અર્થ શું થાય અને આવો ક્યાંય ક્યાં કોઈ શાસ્ત્રમાં હોય બતાવો અને હોય કે ન હોય શ્રીજી મહારાજે કહ્યું એ કરાય ગોપાળાન સાહેબ કહ્યું એ કરાય ગુણાતી કહ્યું એ કરાય હવે સ્વામી આપણને બીજા પ્રકારની એકસો ને સત્યાવીસ માં પ્રતોમાં આગા પાછા હોય હવે જોવો એ સ્વામી શું કહે છે અને ભગવાન ધ્યાન કરવું તેના ત્રણ ભેદ છે તેમાં બહાર લીલાનું ચિંતવન કરીને ભગવાન ધ્યાન કરે તેને કરીને સ્થુળ દેહ ધક્કો લગાડે સ્વામી કેટલું સમજાય પણ માનવું જ નથી ગોપાલ ખાલી ગુરુ ગુરુ જ કરવું આપણે બધા ગુરુ જ કેતા હોય એટલે કઉ છું કોઈ એમ માની લે કે અમારા ગુરુ છે તમને એકને કોઈને સંભળાવવાની વાત નથી મારે કોઈને સંભળાવવાનું તાન પણ નથી મને જે રડવું આવે છે મહારાજના સિદ્ધાંતો આવે છે નહીંત મારે આ ઉંમરે કંઈક કરવાની જરૂર નથી એક પેલું સ્પષ્ટ છે મેં તો કીધું છોડી દીધું છે પણ મને અતિશય જીવમાં બળ્યું એટલે છેલ્લા દોઢ મહિનાથી વિચાર કરું છું મેં કઈ પહેલાથી આ કઈ વિચાર્યું નથી પેલા મેં કઈ કહ્યું નથી પણ હમણાં હમણાં વાતાવરણ ફરી ગયું ને એટલે મેં આ મારા વિચારમાં આવ્યું છે કે ઓહો આ તો આખો સંપ્રદાય ઊંધો જ રહ્યો છે એટલે મને જે ઊંઘ વડી ગઈ જીવ બળ્યો એટલે મેં થોડું ભજન ઓછું કરીને મેં આ દોઢ મહિનાથી મેં આ કર્યું છે કે આ કંઈક શ્રીજી મહારાજ સિદ્ધાંત માટે કેવું જ પડે નહીતર મેં તો હાવ છોડી દો તમે આખી દુનિયા જાણે છે અને આટલા વર્ષો સુધી મેં ધ્યાન ભજનના અનુષ્ઠાન જ કર્યું છે છેલ્લા દોઢ મહિનાથી મારી ઊંઘ ઉડાડી દીધી તો મારે કઈ મંડળ કરવું નથી મારે કોઈ સંસ્થાન નાખવી નથી મારો કોઈ પંથ ઉભો નથી કરવો મારો કોઈ સ્વાર્થ નથી કેવળ ને કેવળ મારા નજરમાં શ્રીજી મહારાજ એનો સિદ્ધાંત એ ગોપાલ સ્વામી એ સંતોએ જે કાળી મહેનત કરીને જે સ્થાપ્યું છે એનું મને જીવમાં બોલે છે અસલ છે તમારા બાપનું વાંચીને આપણા બાપનું જ વાંચીને કઉ છું માત્ર મને નજરમાં રાખીને નહીં શ્રીજી મહારાજને ગોપાળાનંદ સ્વામીને મોટા સંતોને આ સુખ સામે નિત્યાનંદ સ્વામી ગુણાત્તાન સામે બધા પરમહંસોને પરોધાયને ગોરધોયને એ બધાને નજરમાં રાખીને ભાઈ આપણે પાછા વળો આપણા સિદ્ધાંતને વળવો જેટલું એ બહાર નીકળી ગયેલાને પોતાના સિદ્ધાંત સ્થાપવાન શીખવાડવાનું તાન છે ને એટલું આપણા સિદ્ધાંતને સમજવાનું શીખવાન શીખવાડવાનું તાન નથી આપણે શું કરીએ છીએ પેલાની પાસે એનો આખો સિલેબસ હોય છે બાળકોને યુવાનોને બધે બહેનો ને દીકરીઓને શીખવાડવાનો આપણી પાસે આપણા સંતોમાં ભક્તોમાં આટલું સ્પષ્ટ આપણો સિદ્ધાંત નથી કે જેને આટલા વખતે પ્રતિલોમ ને અનુલોમ મારે શીખવાડવું પડે છે અને એનો અર્થ ખોટો છે બાપા વાળાએ જે અબજી બાપા વાળાએ જેમાં માનીને જે ઈશ્વરચંદુ સ્વામી કર્યો શીખવાડે છે બધા એ અર્થ તદ્દન ખોટો છે એમ આટલા વર્ષે મારે કેવું પડે કે અનુલોમ પ્રતિલોમ નો આવો અર્થ નથી થતો પાછી વાળી સત્તા રૂપ થઈ આત્મા ભગવાન ભજન કહેવાય આવી રીતે તો કોઈ પાતંજલ યોગી કોઈને સમાધિની કક્ષાનું કોઈ વર્ણન આવું નથી કર્યું કે ધ્યેય સ્વરૂપમાં ઘૂસી જવાનું સાંભળો ભગવાનનું ધ્યાન કરવું તેના ત્રણ ભેદ છે તેમાં બહાર લીલાનું ચિંતન મનન દ્વારા ભગવાન ધ્યાન કરે તેને કરીને સૂક્ષ્મ અને સ્થૂળ એ બે દેહને ધક્કો લગાડે અને ઇન્દ્રિયો અંતકરણ તથા માહિત ભાવે રહીત કેવળ સત્તારૂપ થઈને પોતાને પ્રતિમ વૃત્તિને હવે એક એ બાકી રાખ્યો છે સ્વામીજી આમાં હું પ્રતિલોમ નો અર્થકુરું છે એવું ને સ્વામીજી કરે છે તમે જુઓ માયિક ભાવે રહી કેવળ સત્તા થઈને પોતાને અક્ષરરૂપ માનીને માં ભગવાનને પ્રતિલંબ વૃત્તિએ સન્મુખ રહીને હૃદયમાં ભગવાનને ધારવાના પછી આમ સન્મુખ થઈ અને ભગવાનને જોવાના નિરખવાના ધ્યાન કરવાનું વૃત્તિઓનું પિંડીકરણ કરવાનું હૃદયની અંદર ઉતારવાનું આત્મામાં એકીકરણ કરવાનું અને મૂર્તિને ધારવાનું સન્મુખ રહીને હવે આ સન્મુખ લઈને આ સ્વામી પ્રતિલંબ શબ્દ વાપરો છે પ્રતિલોમ વૃત્તિ એ સન્મુખ રહીને ધ્યાન કરે તો એ ભક્તને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો ભાવ ટળી જાય છે ને કારણ શરીરે સહિત ત્રણ દેહનો નાશ થઈ જાય છે એ શ્રેષ્ઠ ધ્યાન છે પ્રતિલોમ કીધું આ લોકો એને અનુલોમ કહે છે આમ સન્મુખ રહીને તમે ધ્યાન કરો એને અનુલોમ કહે મૂર્તિમાં પ્રવેશ કરીને કરો તો જ પ્રતિબંધાનંદ સ્વામી તો આ વસ્તુ સ્વીકારવી જોઈએ એનું માનવું હોય તો પછી શું થાય તમે જાણો આ વર્તાલનું ચોથું જે પતંગની વાત હોય ને દોરી જાળવાની પ્રકરણ બીજું વાત ચોત્રીસમી કેવી રીતે જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દ્રષ્ટિ કરે અને ભગવાનની મૂર્તિને વારંવાર ધારે તે કેમ ધારે એ બધું બતાવ્યું જેમ જાણે ભગવાન ચાલે આવે છે અને નેત્ર દ્વારે હૃદયમાં ઉતારે એ બધું આખી બહુ લાંબી વાત છે પણ એવી રીતે વારં પાછી વળી મૂર્તિને બહાર લાવે એવી બધી વાતો સ્વામી કરે છે ખોટા કરતો જાય જ્યારે જીવમાં ભગવાનની મૂર્તિ મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે પછી જાણ્ય ભારે અત્તર કરીને ભગવાન ચાલ્યા આવે છે ભળી નાસિકા ઇન્દ્રિય દ્વારા ભગવાન કરતા માયા માત્ર સત્તા માત્રમાં ભગવાનની મૂર્તિ રહે સત્તા માત્ર જીવાત્મામાં જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ રહે પણ બીજી કોઈ પંચ વિશ્વ ન થાય તે જે કેવળ જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવું પછી એમ માનવું જે મારો જીવાત્મા છે તે જ અક્ષર બ્રહ્મ છે ખોટા કરતા જાવું એમ વારંવાર લોમ પ્રતિ લોમ કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તે ટળે પણ તે વિના બીજા ખોટી ઉપાય કરે તો પણ જીવમાં રાગ છે તે ન ટળે કઈ બાકી રાખ્યું તમને સ્પષ્ટ સમજાયતું છે કે સ્વામી શું કે છે આમાં પ્રતિલોમ નો અર્થ સ્પષ્ટ થઈ ગયો હવે આ મોનજી ભગત વાત આ પુસ્તક બહાર પાડ્યું છે જ્ઞાન સ્વામીજી બહાર પાડ્યું છે બહુ સારામાં સારું કામ કર્યું અદ્ભુત વાત છે સાહેબ આખું પુસ્તક તમે વાંચી જાવ ક્યાંય મૂર્તિમાં પ્રવેશ કરીને પ્રતિલોમ ધ્યાન કરવું એવું લખ્યું હોય તો હું મારું માથું કાપી તમને આપી દઉં તમે કોને બનાવો છો સાહેબ અને તમે ક્યાં માર્ગે જઈ રહ્યા છો ગોપાળાનંદ સામે કેટલા ધ્યાનની આમાં વાતો કરી છે મુક્તાનંદ સામે કેમ ધ્યાન કરી એનું લખ્યું સુકાનંદ સામે કેમ ધ્યાન કરી એનું લખ્યું છે કેટલા પ્રકારના પ્રતિલો ધ્યાન લખ્યા છે એક પણ ધ્યાનમાં એમને ગોપાળાનંદ સાહેબ એમ નથી કહ્યું કે હૃદયની મૂર્તિની અંદર પ્રવેશી મૂર્તિની પ્રતિલોમ પણ ધ્યાન કરવું બધા ધ્યાન સન્મુખ રહીને કરવાનું એક વાત વાંચું તમને વાત છું આ મોનજી ભગતો સ્વામીના અનન્ય અનન્ય શિષ્ય અને બહુ એને આ જ્ઞાન સ્વામી કુંડલવાળા આ પુસ્તક બહાર પાડીને બહુ મોટું કામ કર્યું મને બહુ ગમે છે હું એ જ કહું છું કે આમાં ક્યાંય કીધું નથી ગોપાળાને સાહેબ કે પ્રતિલોમ ધ્યાન આ મૂર્તિમાં પ્રવેશ કરી કરવાનું છે બધા જ આમ અંતરમાં હૃદયમાં જીવમાં ભગવાનની મૂર્તિને ધારી સન્મુખ સામા થઈ અને મૂર્તિમાં જોવું ધ્યાન કરવું એકાગ્ર થવું મૃત્યુને લીન કરવી એક મૂર્તિ રહે એવી સ્થિતિએ પહોંચવું એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે આમાં જો વાંચું છે એક વાત ગોપાલન સાહેબ શીખવાડે છે ત્યારે ગોપાલન સાહેબ બોલ્યા છે એટલે આમાં સ્વામી બોલ્યા એમ લખી છે હા ભરજો પ્રથમ તો આસન સિદ્ધ કરવું જોઈએ પછી દ્રષ્ટિને મન નિયમમાં કરવા જોઈએ પછી પ્રાણ ભેગી નેત્રની ને મનની વૃત્તિ જાણપણામાં ઉતારવી જોઈએ પછી સમગ્ર મૂર્તિનું બેઠો હોય તે મુખે મૂર્તિ ધારે આપણે આમ બેઠા છીએ મૂર્તિનું મુખારવી નામ રાખે જો બધું સામી કે છે અને જે મોઢે પોતે બેઠો હોય તે મુખે મૂર્તિને ધારે ને પોતે સામો ઊભો રહે त्य इंद्रियत्ओ नीय सहित खेचाय संकोच ने पमी जाए पी भक्त ने उगमणे आथमणे बैठा खबर रहे नही एवं ध्यान घना दिवस करे तना भगवान की दृष्टि थे तेरेज देखाय पीज में श्रीजी महाराज मूर्ति प्रत्यक्ष प्रमाण देखाय भक्त ने सुख शांति बहुत थाय बात पमानी बाकी रहे नही પછી એને ભગવાન જ મુખ્ય થઈ જાય છે એ પ્રતિલોમ ધ્યાન નું ફળ છે પણ પ્રસાદીના પત્રો આધારે બધું શીખવાડો છો ને એનું જોઈ લે તો એમાં શું કે છે આ જે પત્ર છે એ ઘણી જગ્યાએ છપાયેલો જ છે આ બે પત્ર એક મંત્ર જંત્ર ને માનવા નહીં દોરા માનવા એ પત્ર એ પણ પ્રસિદ્ધ છે એવો એક બીજો પત્ર છે આ પ્રસાદી પત્રોમાં છે અને કોઈ કઈ કોઈ પુસ્તકોમાં પણ છાપો છે એ પ્રસાદીના પત્ર ને જો તમે માનતા હો અને માનવું હોય તો એમાંય મારો બાપકાર બાકી રાખતા નથી આવું ઓલું તો ગાલમેલ કરેલું જ છે એ તો સ્પષ્ટ દેખાય છે જીવમાં મૂર્તિની વાત ધારતા ધારતા નખમાં નખ પગમાં પગને માથામાં અસકમાં અસક આવ્યું ક્યાંથી ઉગણવામાં ખમણા જેવી વાત છે સાવ ખોટી વાત છે આ એ તો પોતાને બોલતી બંધ કરવાની બીજાને પ્રશ્ન પૂછતા અને પ્રવેશ કરવો હતો એટલા માટે આ કહ્યું છે હવે આમાં જો મારા આ બધું ક્યાં છે અને જીવ પરાધીનપણે આલંબને કરીને સુસુપ્તને આલંબને કરીને આ જીવ દેહના વિવર પ્રત્યે પ્રવેશ કરે છે તે દેહના અવકાશને વિશે અજ્ઞાનમાંય સુખ દુઃખને પ્રાપ્ત થાય છે તેને એ જીવ ભોગવે છે તેમ જ્યારે સ્વાધીનપણે કરીને આ જીવ ભગવાનની મૂર્તિના ધ્યાનને આલંબને કરીને દેહના હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે છે તથા પૂરક કુંભક રેચક આદિ જે અષ્ટાંગ યોગ તેના આલંબને કરીને પ્રવેશ કરે છે તથા અન્વય પ્રતિરેકપણે કરીને વ્યસ્ટીત સમષ્ટિના વિશે રહી પુરુષોત્તમનું સ્વરૂપ તેના વિચારને આલંબને કરીને દેહના અવકાશ પ્રત્યે પ્રવેશ કરે છે આ બધા જે જે જુદા જુદા ધ્યાન કરનારા જે સમાજ છે એનું બધાનું લઈ લીધું છે तथा भगवदगीता बीजा अध्याय भगवदगीता बीजा अध्याय विषय कहूं जीवन स्वरूप तेना विचार ने आलंबने करदयाकाश प्रत्ये प्रवेश करे एवं रीते भक्ति तथा विचार एट ज्ञान ने आलंबने करक्ति और ज्ञान मार्गी भक्ति मार तथा विचार आलं ने आलंबने कर देहने मही अवकाश प्रत्ये स्वाधीनपण प्रवेश करे तेरे जीवना स्वरूप ने देखी संशयवृत्ति नाश पा અને પુરુષોત્તમનું સ્વરૂપ પણ જીવું જેવું પ્રત્યક્ષ છે તેવું નજરે દેખે ને બ્રહ્મ મહોલ વૈકુંઠાદી જે ધામ તેને પણ દેખે એવી રીતે જયારે દેખે ત્યારે કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને સાંતોષને પામે છે નિરાકારવાદીઓ જે અંતિમ સ્ટેજ નિર્ગુણ જ માને છે તો એમ શાંતિ પામે કારણ કે બધા લીધું છે આપણને કહેતા નથી આપણને શું કે છેલ્લે જ એમ કોઈક ઈશ્વર સાથે એક પણ એને પામીને સંતોષને શાંતિ સંતોષને પામે અને કોઈક સ્વામી સેવક પણ રહી સ્વામી સેવકપણે રહીને ને પામે એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે હવે સાંભળ્યું એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે આ દેહને વિશે વિવર પ્રત્યે પ્રતિલોમપણે કરીને જ્યારે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે પણ વેદાંત શાસ્ત્ર ભક્તિશાસ્ત્ર તેને શ્રવણે કરીને અથવા કહેવે કરીને પણ શાંતિ ન પામે અને તીવ્ર વૈરાગ્ય કરીને પણ શાંતિને ન પામે પણ અલ્પ વૈરાગ્ય નો બળ કે અલ્પભક્તિનો બળ હોય પણ જો હવે સાંભળશું પ્રતિલોમપણે દેહને વિશે હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે શું આવ્યું સાહેબ પ્રતિમપણે દેહરૂપ ગુફા પ્રવેશ કરે ત્યારે આવ્યું કઈ આવ્યું પ્રતિલોમપણે દેહ ને વિશે હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે હવે કહેજો એવી રીતે સર્વશાસ્ત્ર ને વિશે મોટા સાધુ કહી ગયા છે હજી સાંભળજો શું મારા આમ કેવાય કે શું પોતે ભાવથી મારા માનીને કેતા પ્રતિલોમપણે દેહને વિશે હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે એવી રીતે સર્વશાસ્ત્ર મોટા સાધુ કહી ગયા છે અને તે વાત સત્ય છે અને અમે પણ એવી રીતે શાંતિને દીઠી છે એ આ વચન જે અમારા હો તે સાચું માનજો એથી સંપૂર્ણ આ વચન અમારા જે હો તે સાચું માનજો આવ બાકી આપણે તો આ બતાવ્યું છે માટે પ્લીઝ પાછા વળીને આપણને જે કયું છે એ કરવાનું છે કારણ કે ઘણી જગ્યાએ આપણે ભૂલ ખાઈ જતા હોય એવું નથી હું એવું નથી માનતો હું તમને બધાને પૂજ્ય અને વડીલ માનીને જ આ વાત સંભળાવી રહ્યો છું અને એ કેવળ મહારાજના સિદ્ધાંત એના માટે કે આપણે સમજ્યો આપણે આપણો સિદ્ધાંત એનો પ્રચાર કરીએ આપણે આપણા સિદ્ધાંતને અનુસરીએ આપણે શ્રીજી મહારાજ અને નંદ સંતો ગોપાળાનંદ સ્વામીનો એનો જે સિદ્ધાંત છે એને અનુસર્યું નહી આમાં શું થાય છે મેં પહેલાં કીધું અભેદપણે ભજે એનો દોષ લાગે થાય જો એક પદ છે સરસ હવે આ તમે જોજો ધન્ય ધન્ય સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં શ્રીહરિ આપ ટળી મેળા ભગવાનમાં જેના અંતરમાં જેના આપ માં વ્યાપ સંત તે સ્વયં શ્રીહરિ જેના શિષમાં શિષ છે શ્યામનું જેના નૈણમાં નાથના નૈણ સંતે સ્વયં શ્રીહરી જેના મુખમાં મુખ મહારાજનું જેના વેણ માં બાલા વેણ સંતતે સ્વયં શ્રીહરી જેના કાનમાં કાન છે કૃષ્ણના જેના નાકમાં ના શિકાનાથ સંતતે સ્વયં શ્રીહરી જેના જીભમાં જીભામાં જીભા જીવનની જેના હાથમાં હરી ના હાથ સંત સ્વયં શ્રી હરિ આ પદ વાત તો એ છે કે આ ધ્યાનનું પદ નથી આ સંત મહિમાનું પદ છે કે જે આવી સ્થિતિ પાયમા હોય એ સંત કેવા હોય આપ પણ જેનું ટી ગયું છે ભગવાન પ્રવેશ કરે છે એના વ્યાપ આપમાં હરિનો વ્યાપ ભગવાન એમાં પ્રવેશ કરે અને એના શિષ્યમાં શિષ સંતના નૈણમાં નેણાં નેણ છે જેને આંખમાં આંખ છે ભગવાન એમાં રોમ રોમ આવે છે ક્યારે આવે છે જેમ હીરે હીરો વેધ તેમ થયો તે સહજ સમાવ એકાવનવો વચરા જેને આવો મહિમા જાણ્યો છે જેને આ બધું ખરી ગયું છે ત્યારે પુરુષોત્તમ એમાં પ્રવેશ કર્યો છે એ રૂપ થાય છે સંત ભગવાન રૂપ થઈ જાય છે અંગ ભગવાન સમાય છે પણ આને આપણે ધ્યાનનું પદ ન બનાવી શકીએ સંત મહિમાનું ઉપદ છે કે આવી સ્થિતિ થાય ત્યારે સંત કેવો હોય એ પ્રથમના સત્યાવીસમાં પ્રથમના સત્યાવીસમાં કીધું કેવો સંત કેવો એ કેવો સંત હોય કે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથીએ બેસાડો ચાહે કોઈ નાન કાપીને ગતેડે બેઠો નાક કાન કાપીનો અને તેમાં મારે સમૂહ ભાવ છે આ સંત આવો થાય ત્યારે એમાં ભગવાન એના અંગ નિવાસ કરે આ સત્યાવીસ નું કેમ એના નિવાસ કરીને વચનામત છે અને જેને રૂપવાન એ બી જોવાનું સ્ત્રી કુરુપવાન એવી સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી તેની વિશે તુલ્ય ભાવ રહે અને સૌથી મોટી વાત સુવર્ણનો ઢગલો હોય કે પથ્થરનો ઢગલો હોય બેને તુલ્ય જાણે એવા જે સંત ભગવાન બાકી તો આમાં છેલ્લી લીટીઓ જે છે એ મહત્વની છે ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ સંતતે સ્વયં શ્રી હરિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને રહેવાનું આ ઠામ છે અને એવા સંત શિરોમણી ક્યાં મળે જેને દેહ બુદ્ધિ કરી દૂર સંતતે સ્વયં શ્રી હરિ હરે ભાઈ જેના નજરમાં કોઈ બ્રહ્માંડની વસ્તુ નથી એની આગળ સુવર્ણ મૂકો પથ્થરનો ઢગલો મૂકો એને કાંઈ નથી એવા સંતોમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરે છે પર્થે સત્તર વીસ મૂકી એવા સંત મહિમાનું છે આપણ હવે આપણે એને જો ધ્યાનમાં લઈ જાય તો શું થાય પેલો તો અભેદપણે ભાઈ દોષ ને પાપ લાગે અને બીજું શું થાય ભાઈ એવી રીતે ભજવાનું હોય અને આપણે જમીએ છે નહીં મારા જમે છે મારા ચાલે છે એમ જો કરીએ તો અબજી બાપા પોતે છાશ શું કામ જમતા એ તો સ્થિતિ વાળા જ હતા એટલે હું કઉ છું એને આવું કીધું ના હોય એ શું કામ ધ્યાન રાખે છે જમતા હોય તો મોજ જમાડો ને એમ શું વાંધો શ્રીજી મહારાજ જમે છે પછી શું કામ મોડા થાળ રાખવા તો અમજી બાપા શું કામ ધ્યાન રાખતા છે મઠ ખીચડી છાશ જમવાનું શિવજી મહારાજે જમે છે તો પછી આપણે જમાડવા એટલે એક તો બંધ થાય એમાંથી અને તમે જોઈ શકો છો બાપાશ્રીને માનનારામાં આવું શરૂ થઈ ગયું છે અમે નથી બોલતા શિવજી મહારાજ બોલે છે મહારાજ એટલે અમે નથી બોલતા શ્રીજી મહારાજ બોલે છે અક્ષર પુરુષો તમારે ધ્યાન કરાવે જ છે સાધુનું જતે જતે આ થાય એટલે મારો બાપ સ્વામિનારાયણ અંત્યના છવીસમાં કીધું કે પોતાને પરમેશ્વરને અભેદપણે જે ભજે તે ન ગમે એને ખબર છે આવું થાય એટલે પ્લીઝ પાછું ફરવાનું આપણો માર્ગ નથી જતે દાડે આ સંપ્રદાયમાં શું થઈને ઉભું રહે કોઈને કેનારું આપણે આવું કીધું હોય પછી આપણા કોઈક બોલતા શીખી જાય થોડોક પાવરફુલ થાય અને પછી કઈ બીજું નવીન કરે અને પછી આપડે તમે હવે શું કહો છો આપણું આપણા બોકે પાછું માટે જે કાંઈ એવું થયું હોય તો ભૂલ સુધારવી આપણા હાથમાં હજી છે અને એ મહારાજ ખબર એટલે મધ્યના ઢારમા માં પાછું કયું છે કે પોતે જ પરમેશ્વર થયા તો ભજન પણ કોનું કરવું રહ્યું મારા ત્યાં મધ્યમાં કહે છે અને પછી તો પાપ કરતા પણ ન બીએ બધું શીખવાડી ગયા છે આપણે પાછું વળવાનું આપણે સમજવાનું એ આપણું કર્તવ્ય છે બાકી તો પ્રભુ નિષ્કળાનંદ સ્વામી તો લખે સંતોષ છે એમાં ક્યાં ના છે એવા હોય એને પણ એને એમાં રસ નથી હોતો પ્રભુ એને પૂજામાં રસ નથી હોતો અને આપણને થી ખબર હોય કોને હાર પહેરાવ્યો છે ને કોને નથી પહેરાવ્યો અબજી બાપા ધ્યાન નહોતું રહેતું જો અબજી બાપાના સીધા સાદા આ શબ્દો હતા મને મૂર્તિ મારે મૂર્તિ સિવાય અને તેજના બંબ સિવાય કઈ દેખાતું નથી એનો કોઈ હાર પહેરાવે કોઈ પૂજા કરે આરતી કરે મને ખબર નથી મને નથી દેખાતું એની વાત છે આ આપણને બધું દેખાય છે આપણા માટે નથી આ યશ્યાત્મ બુદ્ધિ કુળ પે તીર્થાતુ કે યદ બુદ્ધિ સલીલમ યજ્જિ પથ્થરમાં જે દેવબુદ્ધિ છે ચળમાં તીર્થ બોદ્ધિ છે એ આપણે બીજામાં રાખવાની આપણે આપણામાં રખાવાની નથી આ શ્લોક નો ભાવ નથી તો એ જ છો કે આપણે આપણામાં રખાવીએ છીએ જતેદાર એ જ થાય આજે આજે કોને મીઠું નથી લાગતું ગાદીએ ચડી બેસવાનું પરમેશ્વર ની ઉપર ચડી બેસવાનું કોને મીઠું નથી લાગતું અને બાપા શ્રી માનનારા માં શરૂ થઈ જ ગયું છે કે અમે બોલતા નથી શ્રીજી મહારાજ જ બોલે છે આ નજર આવ્યો એનો છેલ્લો જન્મ છે ત્યાં સુધી બોલે છે માણસ નહીં અહિયાં આવ્યો એ કીડી મોકળીને ગધેડાનો પણ છે જન્મ છે આ ક્યાંથી આવ્યો આમાંથી આવે હમે પરમેશ્વર થયા તો પછી ભજન કોનું કરવું રહ્યું માટે બાપનું માનીએ શ્રીજી મહારાજનું માનીએ ગોપાલનંદ સ્વામીનું માનીએ અને આ પદ ધ્યાનનું નથી સંતના મહિમાનું છે આવો સંત અત્યારે કેવો હોય જુઓ આ પુરુષોત્તમ પ્રકાશ છે એમાં નિષ્ફળાંશ પણ લખે છે સર્વ રીતે સંતમાં છું રે એમાં રહીને ઉપદેશ દઉં છું રે સંત આ સાહેબ આમ તો ગાવા જાય તો રો આવી જાય એટલો બધો છે અને આપણે શું કરીએ છીએ એમાં રહી ઉપદેશ દઉં છું રે સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ના ભૂલે હું એના ભૂલું રે સંત વાત ભેળે કરું વાત રે એમ સંતરે હું જમું રે સંત ભમે તે કેળે હું ભમું રે સંત દુખાણે હું દુખાણો રે એ વાત સત્યજન જાણો રે એવા સંતના મહિમાની વાત પણ પેલા લખી નાખ્યું સંત બોલ્યા ભગવાન બોલ્યા સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ન ભૂલે હું ભૂલો રે એ મને ક્ષણ ભૂલતો નથી એવા સંત વાત છે દાદુ કે મને ક્ષણ પણ એ ભૂલતો નથી ત્રિભુવન અવિભવ હેત વૈપ્યકું ચલતી ભગવત પદાર બિંદાત લી યસ વૈષ્ણવ ભાગવત એકાદશ બીજો અધ્યાય એવા કેમ ત્રિભુવન ને ત્રણ લોક ની સંપત્તિના ઢગલા કરો એની સામુ જોતો નથી થાય એની સામુ જોતો નથી એ સંત ની વાત છે જેના માર્ગ ને વેદની શ્રુતિઓ ખોળે છે અને જીતાત્માઓ યોગ્ય દેવતાઓ જેને ખોલે છે કોઈને વશ ન થતો હોય જેને વશ થઈને વર્તે છે ઓ પ્રભુ પદાર વિંદ લવ નિમિષાર્ધમ એક લવ ના અર્ધા નિમિષ માત્ર પણ મને છોડતો નથી મને ભૂલતો નથી અને પ્રથમ ના ચુમાલીસ મહારાજ એમ કહ્યું કે ભગવાન વિના બીજો ઘાટ થાય તો જાણે બળબળ તો ડામ કપાળમાં દે હસમો લાગે એવો હસમો લાગે એ આ મહિમાની વાત છે એ આ સંત તે સ્વયં શ્રી હરી એની વાત છે એ મહિમા દેખાડવા માટે પદ છે ધ્યાન માટેનું આ નથી માફ કરજો કોઈને એમ ન લાગવું કે અમને કહે છે હું કોઈને સંભળાવતો એમ નથી સિદ્ધાંત વાત કરું છું જે છે કહું છું આમાં દેહ બુદ્ધિ દૂર કે જેની દેહ બુદ્ધિ ટળી ગઈ છે જેને સ્વયં શ્રી સકલ ભુવન મધ્ય નિર્ધના સ્તેન્યા નિવસતી રુદિય શ્રી હરિ ભક્તિ રેય કામ પ્રકરણ ત્રીજો અધ્યય हाँ निर्धन हो धन्य है के भगवान के मारी एक मात्र भक्ति एना हृदय में निवास करी कर श्री श्रीहरि भक्ति रेका। एक रे का एक भक्तिव तर शुभ હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવેશતી રુદિ તે ભગવાન એમાં પ્રવેશ કરે છે ભગવાનમાં પ્રવેશ કરવાની વાત નથી ભાઈ ભગવાન એમાં પ્રવેશ પ્રવેશતી રુદિ ભક્તિ સૂત્રો ઉપનિધ પ્રેમ દોરડીથી બંધાઈ ભગવાન આવે છે અને પ્રેમ દોરડી કોને કહેવાય હમણાં કીધું પંચામૂર્ત ભોજન જમતો અને ધૂળનો ખોબો નાખે ને જેવું વસમું લાગે કપાળમાં દામ દે ભગવાન જેવું વસવું લાગે એવો ભગવાન વિના બીજો ઘાટ થાય તો વસવું લાગે એ ધન્ય છે એવા સંતની વાત છે સાહેબ ઈશ્વરમૂર્તિ સંત કહેવાય એ આ મહિમાના પદ મહિમાના પદ તરીકે જ માનવાના હોય એવા થવા માટે આપણે ડેસ્ટિનેશન માટે છે ગોલ માટે છે આપણે આવા થવાનું છે સમજાય છે અને એવા સંત મળે બાકી કામી કમી કા હુકી રાખે કમી કા હુકી રાખે સાત ગોપાળાન સ્વામી ખુશાલ ભટ્ટ તરીકે હતા ટોટલા હતા બડોલી ગામ છે ત્યાંથી દૂર ત્યાં એક બ્રાહ્મણ હતો એમનો છોકરો હતો જન્મથી મૂંઘો હતો સાંભળજો સાહેબ જન્મથી મૂંઘો અધુરામાં પૂરું બાળકો સાથે વૃક્ષો પર ચડ્યો હશે ત્યાંથી પીળ્યો બે પગ ભાંગી ગયા કેડીમાં નુકસાન થયું સાવ અપંગ થઈ ગયો તેડીને ઘરે લૂણામાં પીડ્યો છે એનો બાપ એની માતા ગુજરી ગઈ હતી મૃત્યુ પામી હતી પિતા બિચારો ભિક્ષા માગી ભિક્ષાવૃત્તિ કરી ને ખવડાવે પોતે આજીવિકા ચલાવે છોકરા કરાવી નવડાવો ધવડાવો મળે કારણ કે સાવ અપંગ વિકલાંગ થઈ ગયો પંદર વરસ આવી રીતે ક્યાં અચાનક એના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું બાળ કેટલો રહી ગયો હવે એને મળવા દેવું એ કોણ પીવા દેવું પાણી પાવવું કોણ એની સેવા કરે કોણ પૂછે એને આજુબાજુ પાડ્યું છે હોય તો બધા કોઈ મયાળુ માતાજી હોય મૂત્ર સાફ કરે પણ છોકરો હવે પંદર સોળ વર્ષ નો એને આ રીતે સાચવવું આ બધું કરવું એ બેનો દીકરીઓ માટે પણ કઠણ તો પુરુષો તો કોણ નવરા હોય થોડા દિવસ આમ કેવાય છે કે બહુ વખત સુધી એમણે સાચવો છોકરાને પણ પછી થયું કે આ રોજ તો કેવી રીતે થાય હે એમાં કોઈ કીધું કે ભાઈ ટોટલામાં ખુશાલ ભટ્ટ છે એમની પાસે તમે લઈ જાઓ એ જો સમર્થ પુરુષ છે કૃપા કરે તો થાય કા તો છોકરાને દેહ મુકાવી દે તો છોકરો છૂટી જાય છૂટી થઈ જાય બાકી તાનું બીજું થાય શું બળદ ગાડામાં નાખી તેડી જેમ કોઈ પોટલું વાળી મૂકે મૂકી અને ખુશાલ ભટ્ટ પાસે ટોડલામાં લાવ્યા પોટલું છોડે છોડીને શું ખુશાલ ભટ્ટ એટલે કે શું છે ભાઈ બ્રાહ્મણ દીકરો છે આવી એની કથા છે ગોપાલન ખુશાલ ભટ્ટ કે વિકલાંગ નથી કઈ શું છોકરાનું નામ છે નામ તો એનું ગૌરી છે ગૌરી ચાલો ઉઠો ઉભા થાવ આ સંત સ્વયં શ્રીહરિ સંત જમે તે ભેળો હું જમું સંત બોલે તે ભેળો હું બોલું સંત સુવે કે આ પ્રવેશી ધ્યાન કરાવે કે આપણે નથી સુતા મહારાજ સુઈ ગયા છે એમ કે શીખવાડે છે આ કે સંત સુવે તે કેડે હું સૂ સંત ભમે તે કેડે હું ભમું રે ભેળો ભમવું પ્રભુ ગૌરીશંકર ગૌરીશંકર સ્વામી ગૌરીશંકર ઉભો થયો ચાલો આ પીપળાને તુલસી ને પ્રદક્ષિણા કરો એટલે જોઈ રહ્યા એટલે બધા એમ હતું કાનો દેહ મુકાવી દેતો દીકરો છૂકી થઈ જામીનો હાથ પડે ખુશાલ ભટ્ટીનો હાથ પકડીને પીપળાને પ્રદક્ષિણ પ્રદક્ષિણા કરાવી બોલો નારાયે નારાય પડે હજી બોલતો હતો નહીં પ્રદક્ષિણા કરાવી ત્રણ ચાર પ્રદક્ષિણા કરાવી ખુશાલ દોડતો પીપળાને તુલસી ને પ્રદક્ષિણા કરે પ્રભુ આવો ગૌરી શંકર હવે જોઈ ગયા બધા સાવ સાજો નરવો કશું કઈ નહીં સામે બેઠા બરાબર ખુશ થઈ ગયા વાહ વાહ કુશાલ વટ આ શું કર્યું આપણે તમારો યજુર્વેદ છે બોલો સાથે મૂંગો છે સ્વામી કે બ્રાહ્મણ ભણેલા જ હોય બોલો યજુર્વેદ બોલો તમારો યજુર્વેદ છે બોલો સ્વામી શરૂઆત કરી યજુર્વેદના મંત્રો બોલવામાં સાથે જ સાથે ગૌરી શંકર યજુર્વેદ બોલવા માં આ સંતે સ્વયં શ્રી હે પ્રભુ ત્રિભવન વૈભવ હેતુ કહેવાય ઈડર ના મહારાજા કે એને દીકરાનું વરદાન આપ્યું હતું તેમણે કીધું તમે અહીં રહો રાજ્યગુરુ પદ આપું રહેવાનું માટે હવેલી આપું અને યજમાન વૃત્તિ માટે તમારી નિભાવ માટે હું ગામ આપું ભેટ આપું ખુશાલ ભટ્ટ અમે તો ગરીબ બ્રાહ્મણ છીએ એક ઝૂંપડા જેવું મકાન છે એ અમે છોડી દેવાના છીએ અમારે આની કશું જરૂર નથી ત્રિભવન વિભવ હે તું સ્મૃતિ આપણા બાપ દાદા વડવાઓને થોડું સ્મરણ કરીએ કે કોણ અને કેવા હતા ને આપણે શું કરીએ છીએ રાખો ગૌરી શંકર બધા થઈ જાય સાવ ગોપાળાનું જેમ કે ગૌરી શંકર વિદ્વાનની પંક્તિમાં ગણાશો દેવની જેમ પૂજાશો જાઓ એટલી દક્ષિણા મળશે કે રોજ મિષ્ટાંત અને ગૌરી શંકર ઘનપાઠી કહેવાના વેદ જીવાગ્રેદ્વામાં ટક્કર લે શું વાત કરો છો પ્રતિષ્ઠા માટે શ્રીજી મહારાજે યજ્ઞ કરાવે છે એ યજ્ઞમાં મુખ્ય યજ્ઞ વિધિ કરાવનાર ગૌરી શંકર ઘન પાટી બેઠા છે મજાનો પ્રસંગ એ છે શ્રીજી મહારાજ ગમતા હોય માર્ગે ચાલવું પડે પ્રભુ ચાતરી એના દંડ તો પછી મળે સાંભળનારા સામજ્યો આજના ફાકાઈ માં સ્વામી ની આજ્ઞા લોપામાં મજા નથી કોઈ પણ પ્રકારનું બળ હોય સામર્ હોય સંપત્તિનું બળ હોય વ્યક્તિનું અદ્રશ્ય શક્તિનું બળ હોય શ્રીજી મહારાજ લોપીને આનંદકોટી બ્રહ્માંડમાં કોઈ ઈશ્વરો પણ સુખી થયા નથી મર્યા પછી જે ફળ મળે એ ભોગવવા સહન નહીં થાય માટે મર્યાદા માર્યો એને સ્થાપેલી મર્યાદા માર્યો એને સડંગ સંપ્રદાય છે નાક લીટી તાણીને પણ એ માર્યો શિક્ષાપત્રી માનો વચરામૃતને માનો એને અનુસરો ગોપાળાના સ્વામીને અનુસરો ભૂલા નહીં પડો પ્રાર્થના કરો ગોપાળાના સ્વામી આવીને ઓકારો દેશે તમે ક્યાં જઈ રહ્યા છો સંપ્રદાય ના સિદ્ધાંત સાચવો બાકી રૂડું નથી સમજજો આજનો ફાંકો ક્યાંય ઉપર નહીં હાલે આ લોક તો ભૂલાવવા છે આજે થોડા પૈસા આવે છે તો લોકો ભૂલી જાય છે શ્રીજી મહારાજે લખ્યું છે પૃથ્વીનું રાજ આવે તોય દાસ દિન આધીન રીન પેડોરે એમને ગમે છે અને સાધુ દેશ વિદેશ જાય તો કનક અને કાંતામાં નિર્લેપ રહે એવો સાધુ મને ગમે છે આજે આપણે શું કરીએ છીએ આપણને શું બળ છે કોનું બળ છે વિચારો શ્રીજી મહારાજનું હું તો એમ કઉ નહીં વચરામૃત એમ કે છે જેને શ્રીજી મહારાજનું બળ હોય જેને સર્વપરિ ઉપાસના બળ હોય એક દોરાની વાળના રસ જેટલી પણ આજ્ઞા રોપે નહીં તો જ સ્વરૂપ કહેવાય કરીશ વચનમ તર્જુન કરીશ વચનમ તણુ માત્ર વચન નો લોપે એ જ સ્વરૂપ નિષ્ઠા પણ કહેવાય કે જેને ઈશ્વરો પણ આજ્ઞાજીની માને છે તે હું રંક જેવો જીવ કેમ ન માનવું બો એવોપરી નિષ્ઠા એ જ સર્વોપરી જ્ઞાન એ જ સ્વરૂપ નિષ્ઠા છે આજ યજ્ઞંડિલ ઉપર ગૌરી શંકર કંપાઠી બેઠા છે શ્રીજી મહારાજ યજ્ઞ આવ્યા છે યજ્ઞ ઉપર શ્રીજી મહારાજ કે સાંભળજ મોટા પુરુષ હોય ને એ જળને ચૈતન્ય કરે પશુ જેવા જીવને દેવ જેવા બનાવે ગૌરીશંકર હા મહારાજ ગૌરીશંકર ઉભા થયા હા મહારાજ મારા પશુ શું પશુથી અધમ હતું મને ગોપાળાનંદ સ્વામી આ સ્થાને મૂક્યો છે પ્રભુ પેલો ભગવાન મારો ગોપાળાનંદ સ્વામી છે અને તમે તો એનાય ભગવાન છો હું આપને વંદન કરું છું આ ઈશ્વર મૂર્તિ સંત કહેવાય આપણો એ માર્ગ છે આવા સમર્થક ગોપાળાનંદ સ્વામી અને એની પરંપરામાં આપણે ગોપાલ સ્વામી ગુણાતીતાન સ્વામી બધા સંતોની પરંપરા મહાસર્થક સંતો એક દોરા જેટલી આજ્ઞા લોપી નથી હે ગુણાતીતાન સ્વામી કે એકવાર ગામડે જતા તાને સાધુના વેશ શ્રીજી મહારાજ મેળ્યા અને અમને થોડું દૂધ હરિભક્તો આગ્રહ કરીને પીવડાવ્યું હોય તો થોડું શરીર ધગધક થતું હોય તો મારા જ બધા કે જોગી શરીર કેમ તગ તગે છે હો તે દી ગુણાતિકતાની વાતોમાં લખું તે દિથી મને જીવમાં ફડક થાય છે પ્રભુ આવા મોટા હે આપણને કેટલી ફળક છે એમની આજ્ઞા લોપવાની એ સમજવાનું છે ઈશ્વર મૂર્તિ સંત છે એ ગુણાતીતાન સામી પ્રભુ સાંખળાવદરને બીડમાં ઘાસ વાડી ગાવ્યો એના માટે સામી જાય અને ત્યાં એ ઘાસ વઢાવે હરિભક્તો સાથે સંતો સાથે ઘણો વખત રોકાય નવાબ ને આપેલી વાડી હતી ગૌશાળા માટે ભેટ આપે તી સાંખાવદર ની વીડી ત્યાં ગુણાતીતાન સામી ગયા હતા શિવલાલ શેઠ સાથે કેટલા સંતો હરિભક્તો ઘાસ વઢાય શિવલાલ શેઠ આમ ચોપડો વચના વતન રાખીને ઉભા ઉભા બધા વાટતા હોય ને પાછળ ઉભા ઉભા વાંચે ગુણાતીતાન સ્વામી જેવું વચરા પૂરું થાય હરે બોલે દાંતેડા મૂકીને બધા આ બાજુ ફરે સ્વામી વચરા સમજાવે હોળી પાછું વાઢવાનું શરૂ થાય આમ સેવાઓ થાય પ્રભુ એમાં ઉનાની બાજુમાં ગરાળ ગામ ત્યાંથી ભૂદર શેઠ ગુણાતી તાનંદ સ્વામી નો સમાગમ કરવા જુનાગઢ સાંખડા વધારું શરીર સુખી માણસ પથરાલ ભૂમિ તડકો તપે ટાઢા રોટલા અડદ ની દાળ જમવાની ગરમ ગરમ થાળીમાં ફૂલકા રોટલી દાળ ભાત ચા કેમ ના આવે હ શેઠ આવ્યા હતા સમાગમ કરો જેવા આવ્યા ગુણાતી તાન છે કે ઓ શેઠ તમે આય છે જ કોઈ ગયા તો બાપા માવતર જુનાગઢ ગયો તો પણ હા બીડું તમે સાંખડા વધારે આવ્યા છો અહીંયા આવ્યો અમારે તો તમારી ગરજ છે મા બાપ હારું હારું છેઠ આવ્યા છો તો રહ્યો તમે તમારે ખડ ન વાટતા આપણે વાતો કરી સાંભળજો અરે મા બાપ મારે યુસ ઓહો કેવા હતા પણ પ્રભુ એક દિવસ થયો ત્યાં શેઠ કંટાળી ગયા તડકું ખાવાનું ટાઢું પથ્થરાળ ભૂમિ ગાદલા ઓછી ક્યાં કાઢવાના ઉ દાલપાત કાઢવા જીવ થાવા માંડ્યો સામીને પૂછી લો સ્વામી હવું છવાનો સંકલ્પ કરે પૂછવાનો ત્યાં ગુણાતી તાન છે ફાવે એવું જમવાનું કરી દઈએ તો મા બાપ અહી ક્યાંથી થાય સામે કે ખાખરાના પાંદડા લઈ આવો સાંભળજો ખાખરાના મોટા મોટા પાન બહુ થાય લઈ આવી સામે જાતે એની એની સોયો ભરાવી ઘાસની અને પડીયો કીધો ત્રણ પાણા લાવો પથર લાવ્યા ચૂલો સળગાવો ચૂલો સળગાવ્યો માથે પડીયો મૂક્યો એમાં પાણી રેડ્યું એમાં ભાત અને રાઈસ ચોખા નાખ્યા ચોખા ચડી ગયા એમાં ગોળ અને ખાંડ નાખી એટલે ખાંડ અને ઘી નાખ્યું ગરમ ગરમ શેઠ ખાંડ ભાતને ઘી ગોળ ખાઓ સમાગમ કરો અરે મા બાપા તમે શું કર્યું તમારે આથી રોજ પડ્યો વાળવાનો પાણી રેડવાનું ભાત રાંધવાનો ઘી ખાંડ આઈથી આપશે તમારે આકો છે બે ટાઈમ જમો ત્રણ ટાઈમ જમો જાઓ ઘી ગોળ ખાંડ જમો ચોખા જમો સેઠ નમો પડી ગઈ ચાર પાંચ દિવસ આવી રીતે સમાગમ કર્યો પછી કે મા હવે હું જાઉં ભલે જાઓ થાય ઈશ્વર મૂર્તિ સોય કહે છે શું એક વાર મહારાજે કીધું શું દૂધ પીવામાં આવ્યું છે શરીર કેમ જગે છે તો એ મને ફોફોડ થાય છે રઘુવીરજી મહારાજે પેંડું આયુ સ્વામી જબો આમ કરીને પાછો લઈ લે આમ કરીને પાછો લઈ લે મોટા પાસેથી રઘુવીરજી મહારાજ કે કેમ જમતા નથી તો કે શ્રીજી મહારાજને પાનસો પરમ જ મારું ગળું પકડીને બેઠા છે જમતો ની આ ઝેર છે પ્રભુ આપણે તો એ જોવાનું હોય ને એ જોવાનું આપણે બીજાને ચાળે ના ચડાય ને સિંહ ભૂછો મરી જાય તો એ ઘાસ ના ખાય શેઠ વિદાય થઈ ગયા ઘરે ગયા ખુશ બહુ એમના ઘરવાળા એ પૂછ્યું કેમ બહુ ખુશ થયો અરે નવું અરે કોઈ જોઈ રે આકાશ પાતાળમાં કોઈ જોયું નવું જોઈને શીખીને આવ્યો હું લાય ખાખરા પાંદડા હળીઓ ભરાવી તોનો માર્યો પાણા માંડા ચૂલો કર્યો માથે મુક્યો ભક્ત હડકીને ભડકો થઈ ગયો આ તો સ્વામી કરી શકે કોઈ થતા હશે કોઈ દી પણ આપણને એમ થઈ જાય કે હું પાંદડા ઉપર ભાત રંધાવું એવું થઈ જાય આ સંત તે સ્વયં શ્રી હરી સંત બોલે તે ભેળો હું બોલું સંત જમે તે ભેળો સામ બુદ્ધિ કુણ કૈત્રી ધાતુ કે વાલમુકુ એમ ગોખરવાળા આવ્યા હતા એક પ્રેમજીભાઈ પટેલ બહુ ગરીબ કણબી દીકરો યુવાન માણસ સેવા બહુ કરે બધા મંદિર ભાઈ જાય ધાન ભજન આ બધું થઈ જાય પછી પ્રેમજી પટેલ છે ને પ્રેમજીભાઈ એ સ્વામી આસન પાથરે પગ દબાવે આ બધી સેવા બહુ કરે સંતો આસન પાથરે મોડે સુધી આ બધું સેવા કરે પછી જાય ગરીબ બહુ મજૂરી કરીને આ બધું થાય એવું બધું કામ એકવાર રાતે કોઈ હતું નહીં આ પ્રેમજી એકલા હતા અને સ્વામીને પગ દબાવતા સ્વામી અચાનક બાલ મુકુદા સાહેબ બેઠા થઈ ગયા પ્રેમજી પ્રેમજી આ મારી જોડીમાં રોકડો અક્ષરધામ અને કુબેરની સંપત્તિ છે એની જોડીમાં બાલમુકુંદાજી સ્વામી સાહેબ તો અણુ જેટલી આજ્ઞા લોપતા નહોતા આપણી જોડીમાં એવું ન હોય માગ પ્રેમજી જેતું હોય જોડીમાંથી આપી દો ના મારે તમારો રાજી કોણ જોઈ મારે જોયું એ કેવાય એમ આજે આપણને કોક થોડું દેનારો મળે તો આપણે પીગળી જાય રામ રામ આપણી આપણે નિષ્ઠા વેચી નાખીએ છીએ આપણે સર્વોપરી પણ વેચી નાખીએ છીએ આપણે ભગવાન સ્વામીનારાયણની કંઠી વેચી નાખીએ છે. કઈક આપે કોઈ તો આ એક હરિભગન ગામડો નો રાજી મારે બીજું કઈ હે પ્રેમજી જાતને સંપત્તિ આપી અને રોકડો અક્ષર ધામી આપ્યું અરે સ્વામી સુખી થશે એવી રીતે કોલ મુકંદાસ સે ને મોકલી દીધા ચાદર આપી દીધા જા તારી ઈચ્છા થાય તેથી ઓઢીન હોઈ જાય એવા આવો સાધુ તો ગોતો પ્રભુ હે કેમ થાય ત્રિભુ વિભવ હેપકું સ્મૃતિ ભગવત પદાર વિંદાદ લવનિલે એમ થઈ નથી જતું જરા તળિયું તપાસવું જોઈએ પ્રેમજી પટેલ તો પટલાઈ મળી સુખીયા ત્યા સેવાના કરનારા માણસો રોજ સાંજે આવીને ચાકરી કરનારા ચાકરી કરે ગાદલા બિછાવી દે ચરણ ચંપી કરે વર્ષો ગયા ઉંમર થઈ પણ આ જ્યારે સ્વામીએ વાત કરી ને ત્યારે અર્જન સુથાર ત્યાં ક્યાંક હતા એ સાંભળી ગયેલા એમણે પ્રેમજી પટેલ ને કીધું પટેલ તમે ખાટી ગયા તો કે કોઈને કેતો નહી નહીં કહું બાપા એને કોઈને કીધું નહીં પણ હવે જોસ્થા થઈ પ્રેમજી બાપાને એમ થયું હવે આ લોકમાં રહેવું નથી થોડું મોઢક ઉદાસ થઈ ગયું ખાટલા ઉપરથી ગાદુ હેઠું નાખી દીધું અને હેઠે સુવાનું શરૂ કર્યું એટલે અર્જનભાઈ સુથારે એમના દીકરા ને વાત કરી બીજું ન કીધું હવે બાપા રેશે નહી હવે છે બાપા જાવું છે તો બસ હવે જવું છે ચાદર ઓઢીને વૈયા ગયા સંત આ આપણો વારસો છે આ આપણને શીખવાડી ગયા છે આ આપણને છેક છેક છે કારણે આપણને આ બધું વચનામૃતમાં સ્વામીની વાતોમાં ગોપાળાનંદ સ્વામીમાં જે બીજું શીખવાય છે બાપાશ્રીને નામે એ ક્યાંય આપણા ગ્રંથોમાં નથી માટે આપણે પાછા વળીએ આપણો સિદ્ધાંત શીખીએ આપણો સિદ્ધાંત પ્રમાણે ગ્રંથો લખીએ આપણા સિદ્ધાંત પ્રમાણે આપણે શીખવીએ અને આપણા સિદ્ધાંત એટલે શ્રીજી મહારાજના સિદ્ધાંતનો ગોપાનાંદ સ્વામીની ત્યાં છે સુકાંતસિંહ પ્રેમાન છે ઘણા બાન ઘણું લખ્યું છે ક્યાં ગોતવા જવું પડે એમ એને પકડીએ હું પહેલેથી કહેતો આવ્યો છું અબજી બાપાને તો હું માનું છું પાંચ એ પૂજામાં સમાવું સંભાળું છું એને માનો અને એના નામે આ થયું છે એ કોઈ શાસ્ત્રોમાં મળતું નથી અરે કોઈ વૈષ્ણવાચાર્યનો સિદ્ધાંતથી પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભજન કરવું કોઈનું નથી મધ્યના તેતાલીસ માં વચરાતમાં મહારાજે કીધું કે એવી જે પ્રીતિ કરે છે સર્વે આચાર્ય બ્રહ્મ સ્વરૂપ પ્રીતિ કીધી છે એને અનુસરીએ હજી ઘણું છે થોડીક વાતો એ હજી આપણે આ પાછળના પ્રવચનોમાં લેશું પણ આ બધું કઉ છે એનો અર્થ કેવળ ને કેવળ મુક્ષ સમજે વિચારે ફૂલા ન પડીએ શ્રીજી મહારાજને ગોપાલન સાહેબ વગેરે સંતોને પકડી રાખીએ આપણાથી કાંઈ ભૂલ થઈ ગયું હોય તો હું તો દંડવત કરીને માવતર કરીને તમને કહું છું કે આપણે ભૂલ સુધારીએ એવું સાહિત્ય દૂર કરીએ એવી ક્લિક્સ દૂર કરીએ એવા એવા કંઈ જે કાંઈ રચના થઈ ગઈ હોય એ બધું દૂર કરીને મૂળ સિદ્ધાંતને અનુસરીએ તો ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી નિત્યાન સામી શુકાન સ્વામી શ્રીજી મહારાજ બધા રાજી થશે અને સંપ્રદાયના સિદ્ધાંતો સાચવાનો એનો ખૂબ રાજીપો મળશે આપણે એ જ શીખવીએ અને શીખવાડીએ એવી પ્રાર્થના સાથે સૌની માફી માગીને પણ આવું કંઈક કરજો એવી વિનંતી અને પ્રાર્થના સાથે દંડવત પ્રણામ સાથે માફી માગીને મને ક્ષમા કરીને ક્ષમા આપીને પણ સિદ્ધાંત માટે બોલો છું અને ક્ષમા કરીને શ્રીજી મહારાજને માટે ગોપાળાનંદ સ્વામીને ખાતર પણ મૂળ સિદ્ધાંત છે અને એવી સર્વ માફી માગી શ્રીજી મહારાજને આપ સૌ સંતોને વંદન પ્રણામ કરીને વીરમું છું સહજાનંદ સ્વામી મહારાજ